આજે આપણે ગઢડા પ્રથમ પ્રકરણનું છોતેરમું વચનામૃતમ શ્રવણ કર્યું આ વચનામૃતનો મુખ્ય મુદ્દો શું છે એ પહેલા સ્પષ્ટ કરી મનમાં ધારવું એ જરૂરી છે पहला एना थोड़ी बात जेम कोई को राजा महाराजा सम्राट होने राणी राणियों, हो। पड़े राणियों बे प्रकार हो। एक गमती न बीजी अणगमती न? गमती अणगमती अणगमती राणियों घी हो गमती राणी अमुक हो राणियों गमे शू का राजा ने कई गमे एवं एम पी रूप गुण स्वभाव जे होमती राणी एट्ला है कि राजा ने जे गमे ये पच्छी ये राज रहती राजा ने ए लग राजा ने येनी साथे कोई लगा थी। राजा मुलाकात आप એ રાણીઓની કઈ ઈચ્છા હોય તો બઉ કઈ કાને પણ મનમાં કઈ ધારતો નથી કોઈ દરકાર પણ કરતો નથી ટૂંકમાં અણગમતી રાણીઓને રાજાનું કોઈ પ્રકારનું સુખ મળતું નથી અને જે ગમતી રાણીઓ છે એને મળવા તો રાજા પોતે ઉત્સુક હોય છે येनी इच्छा बद्दी पूरी करने तल पापड़ना दुखे दुखी थी जाए चारे हाथ ये हो राजा वश वर्त हो राजा सेवा स्वीकार करे एना हाथ नोजन वगैरह ग्रहण करें टूक म गमती राणी राजा नर्व प्रकार सुख मे बस एवं रीते विचारू है कि आपने बदाज पुरुषोत्तम नारायण जो भगवान है भक्त तो कहवाईज गमता भक्त छे एने के अणगमता जो इमता भक्त हो तो पी कोई चिंता नहीं અને અણગમતા હરિભક્ત હોય છું તો ભગવાનનું સુખ નઈ મળે અને તાપ સંતાપ મટશે નઈ કારણ કે ભગવાન એની કોઈ બહુ દરકાર કરતો નથી એટલે પહેલી બાબત એ કે આ વચનામ્રત આપણને ભગવાનના ગમતા થવાનું શીખવતું વચનામ્રત છે एक वाद। वाद। आपने भगवान तो थोड़ा गमताश। कारण के आप भगवानी पैसे जी लालच है चे, चे, ये गमे भय क रक्षा करद कर એવી લાલચ છે એટલે ભગવાન આપણને ગમે જ્યાં લાલચ હોય ગમે એટલે આપણને થોડા ઘણા ભગવાન ગમતા હશે પરંતુ ભગવાનને આપણે ગમીએ છીએ કે નહીં એ મહત્વનો પ્રશ્ન છે એક મિત્ર એના મિત્ર ને કે ભાઈ તને જોવા આવ્યા એનું શું થયું તો કે પચાસ ટકા છે પેલો કે આમાં ટકાવારી ક્યાંથી આવી તો કે મારા તરફથી હા છે તારા તરફથી તો દર વખતે હા પણ તું શિખોડા જેવો પેલા લોકોને પસંદ પડવો જોઈએ ને બે પક્ષે હા પડે ત્યારે સંબંધ બંધાય આપણને ભગવાન ગમે पण भगवान ने जयरे अपने गमीये तेरे उपनिषद बहुत महत्व कहे ये वृणुते सह एवते भगवान जेने पसंद करे ये ज भगवान ने पा भगवान एम कह मैंने गमे आ मारो એટલે ગમતા ભગવાન થયા વગર ભગવાન પાસે જવાતું નથી લગ્ન બહુ મોટી ઉંમર સુધી થતા ન હોય પછી મેરેજ બ્યુરોમાં નોંધણી કરાવે મેરેજ બ્યુરો એટલે ચોકઠા ગોઠવી દેતી સંસ્થા તમે બધો તમારો બાયોડેટા આપો એટલે પછી એવું જોડું ગોતીને તમને બોલાવે પસંદ પડે તો જુઓ માહિતી આપે તમને એટલે એક જણા મેરેજ બ્યુરોમાં નોંધાવેલું એટલે એને પછી બોલાવ્યું હશે એટલે ગયો ત્યાં ગયો ત્યાં તે બે દરવાજા સામે એક દરવાજા ઉપર લખેલું સારી કન્યા જોઈએ છે સાધારણ અરે સારીનો જ બધાને મોહ હોય સામાન્ય માસ પણ જાય એટલે સારીનો દરવાજો ખોલી ને અંદર ભૂસ્યો જ્યાં ગયો ત્યાં પાછા બે દરવાજા આવ્યા બે દરવાજા ઉપર લખેલ એક ઉપર લખ્યું હતું સારું ભણેલી જોઈએ કે થોડું ભણેલી જોઈએ સારું ભણેલી જોઈએ ને દરવાજો ખોલ્યો ને અંદર ગયો ત્યાં પાછા બે દરવાજા આવ્યા एक पर लख्य कमाती हो कन्या जोये कमाती, हो ये जोये कमाती हो ये जोये मदद है मोहरी बारणू खोली अंदर घुसियो ते पाचा बे दरवाजा आया सुखी परिवार छोकरी जो है कि सामान्य परिवार की छोकरी जो है સુખી પરિવાર ને ને કર્યાવર કેટલો લાવે આપે સાયકલ નાખી કન્યા નો પરિવાર નો એ દરવાજો ખોલી અંદર ઘૂસ્યો ત્યાં સામે દિવાલે આદમ કદ નો ફૂટ લાંબો અરીસો હતો ને એના ઉપર લખ્યું હતું આવી કન્યા જોયે છે પણ અરીસામાં મોઢું જોવો જોઈએ તમે લાયક છો વાત નાની અથવા લૌકિક પણ બહુ મહત્વની આ વચનામૃત અરીમાં ઘૂસી જવું છે પણ આમાં જોવો જોઈએ એમાં જવાય અક્ષરધામમાં ઘૂસી જવાય એને લાયક તમે છો જરા નજર કરો જોઈ એટલે બે વાત આ વચનામૃતની આસપાસ યાદ રાખવાની એક કે આ વચનામૃત કે છે તમે જોવો જે એવી લાયકાત છે બીજું કે એવી લાયકાત એટલે કે ભગવાનને ગમતા થવાય એ શીખવતું આ વચનામૃત છે હવે શું કે છે શ્રીજી મહારાજ તો મહારાજે એમ કહ્યું કે ક્રોધી કપટી માની અને ઈર્ષાળો आ चार मनुष्य जो हरिभक्त हो तो अमार बनतु नहीं तड़पदी शब्द जामत गोटतु नहीं सूआ थाती रीत ना ना तो थत नहीं फ्रेंडली रिलेशनशीपेलू ક્રોધી હોય એ ભગવાન કે મને ગમતો નથી શામ માટે નથી ગમતો ચાલીસ માં વચના મૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે ક્રોધે કરીને ભગવાનના ભક્તોનો ભયંકર દ્રોહ થાય છે અપરાધ થાય છે અને જે ભગવાનના ભક્તોનો અપરાધ કરે દ્રોહ કરે એ ભગવાનને દીઠો પણ ગમતો सारंगपुर जनकड़ू गाम हे श्रीजी महाराज साथ एक सतो गाम नदी ना पट सतो महाराज बैठेला श्रीजी महाराज सतो कि सतो अपने शाकोत्सव कर रंगोत्सव कराया रासोत्सव कर जल क्रीड़ाओ करी घी लीलाओ करी આજે એક નવી લીલા કરવી છે આ બોલો મહારાજ આપણે સૌ સંતોને ગોલીટા દા એ રમવાનું છે ગોટીલા દુ કરવાનું મહારાજ એમાં તો કે તમે જે ચાદર ઓળો છો એ ચાદર ને આમ પાઘડીને જેમ સંકે લે એટલે એમ લાંબી થઈ જાય એને એક છેડે તમે એનો દડો બનાવો અને એક છેડો પછી પકડવાનો अरस परस एक बीजा सतो ने मारे आटी जाए ये जीती गाओ पे बदाय सब दड़ा बनाव गोटीला बनाओ ए बधा सतो तो वगड़ो तो, सो एक सत सब सतो पोतपन रीते लुगड़ा नो आगलो भाग बांधी गाँटो वाली दड़ा जो बना એમાં એક રોડાનંદ કરીને સાધાનંદ સ્વામી ઉપર વેર એને વિચાર થયો એટલે એને બે ત્રણ કિલ્લાનો આબળ ખૂબડ એવો પથરો ગોયતો આબળ ખૂબડ એ પેલા લુગડાના એક ચાદરના છેડામાં એને બરાબર મજબૂત રીતે બાંધી એમાં એ વળી મજબૂત બાવળની સુડો એ બરાબર આજુબાજુ ક્યાંક બરાબર ગોઠવી અને એવું લઢ્ડા જેવું કર્યું એક જ ફેરવીને મુક્તાનંદના માથામાં ઠબકારવું બારે બાર વગાડી દઉં હા હા હા ક્યાં મુક્તાનંદ સ્વામી ક્યાં તુચ્છ પણ ક્રોધ છે એ મહિમા ભૂલાવી થોડો કે જો મહિમા મુક્તાનંદ સ્વામી યાદ રહેતો હોત તો આવું વિચારે નહી પણ ક્રોધ આવે ત્યારે ગમે તેવો હોય એનો મહિમા ભૂલા ક્રોધ ઉતરે ત્યારે મહિમા જણાય મુક્તાનંદ સ્વામી તો મમતાવાળા એટલે એને ક્યારેક કઈક રોક્યા ટોક્યા હોય સત્સંગની મર્યાદાને લીધે એ પેલો ઉદ્ધત આવું વિચારી ઉદ્ધત જ હોય એટલે એને આથી પકડાઈ ગઈ કે આ ડોસો જ નડે છે કોઈ રોડાનંદે આમ રોડાનંદ નામ હોય નહિ અમારે વર્ષો પેલા અહીંયા ઘણા વર્ષો થઈ ગયા શિયાળાના સમયમાં પ્રભાત ફેરી છોકરાઓએ કાઢેલું આ મેમનગર વિસ્તારમાં ભયંકર ઠંડી નક્કી દિવસ થઈ ગયો પછી અગાઉ અને ટાઇ તો ગમે ત્યારે આવે એવી ઠંડીન સવારના પોર માં પાંચ પ્રભાત પહેરી સાડા માં જવાનું છોકરાઓ નીચે સ્વેટર ગંજી ઉપર પૂજાના વસ્ત્રો જવાનું ને પૂજાની શાલ ઓઢી એમાં એક છોકરો છે ને એને તો ગંજી સ્વેટર પહેર્યું છે છતાંય ટાઇડ નો એવો ઊંડો થયો કે ગોદળું ઓઢ્યું ને માથે ચાદર હવે તમે વિચાર કરો પ્રભાત ફેરીમાં ગોધડું ઓઢીને જવું અને ગોધડું કઈ છૂપું થોડું રે એ ગોધડું ઓઢીને આવ્યો પ્રભાત ફેરીમાં એટલે છોકરાનું નામ પડી ગયું છાત્રાલયમાં વીર ગોધડા એમ આવ્યું બે ત્રણ કિલ્લા ઉબડ ખોબડ પાણો એને રોડું કેવાય એ રોડું મારવા માટે બાંધ્યું એટલે એ સાધુ નું મૂળ નામ ભૂલાઈ ગયું ને આ નામ પડી ગયું રોડાનંદ બાકી પાંચસો પરમવંશોની નામાવલી ક્યાંય રોડાનંદ નામના સાધુ નું નામ નથી આમ નામ પડી જાય એટલે બહુ જાળવવું પડે એનું મૂળ નામ શું છે કોઈને ખબર નથી શ્રીજી મહારાજ અંતરિયા છે બધું જાણે હો આ કેવો છે પછી મહારાજે બધાને દડા બની ગયા એટલે કીધું બેસો બેસો બધાએ સંતોને બેસાડ્યા અને પછી મહારાજ કે મુક્તાનંદ સ્વામી અમારા બધા દડા જોવા છે ગોટીલા જોવા છે તમે સરખા બનાવ્યા છે કે નહી એટલે મુક્તાનંદ સ્વામી સૌથી પેલા જોયો તે મહિમા વાળા સાધુ સાવ પોચો પોચો રૂ જેવા આમાં માટી મારી રાખેલો ભગવાન સાધુને મરાય ક્યાંથી એક પછી બધાના જોયા બધાને પોચા મહારાજ કે તમને બનાવતા જ નથી આવડ એમાં પેલા રોડા રોડાનંદને લીધો એના કે લાય જાય તારો જોવા દેજી જ્યાં જોયો ત્યાં તો એલા આમાં શું છે શ્રીજી મહારાજે દિમેક ખોલ્યો ત્યાં તો ભયંકર સુળોનો હાવો બે ત્રણ કિલ્લાનો પથરો નીકળ્યો અને મહારાજે આંખ કાઢી એલા તું મને શું જાણે છે મુક્તાનંદ સ્વામી ઉપર તને વેર ભગવાન જાણીને આવ્યો ને પાછો તું છુપાવી ના કરે આ સાધુએ તારું શું બગાય જેને અમે માનીએ અમે પૂજીએ એને મારવાનો મન સુભો જીવથી મારી નાખો આટલા ભાગ આંખમાં હાસુ ગયા બધા સંતો અવાક થઈને જોઈએ ચાલો આવું આપણા મંડળમાં કોઈ હોય એ તો કલ્પનાય ન કરી શકે મહારાજ કે શ્રીજી મહારાજે પેલા સાધનો સાથે લીધું કે આને શું મહારાજ વાળી શિક્ષા કરશે મુક્તાનંદ સ્વામી ની એમ થી પાછળ જાઉં ને મહારાજ ને કે મહારાજ હશે જીવ છે બિચારો સત્સંગમાં આવ્યો છે તો કોઈ શુદ્ધર છે તો તમારું પીડ્યો રહેશે સારું થાય છે પણ સ્વામીનો જીવ આયો નઈ હજી તો વિચારે ઉભો થઈને જાઉં મુક્તાનંદ સ્વામી એમ પાંચ છ ડગલા પુરુષોત્તમ નારાયણ બીજું એનું સામર્થ્ય જુઓ આમ નજરે જુએ છે પાંચ છ ડગલા આમ ગયા રોડાનંદ ગાયબ થઈ ગયો ક્યાંય ગયો તે દિન ગણીને આજનો દીહ શ્રીજી મહારાજ એકલા પાછા ફરીને આવીને ઢોલિયા ઉપર બેઠા नरक में नी दी हज अत्तो पत्थर भगवान ने क्रोध गम तोया वचनामृत में श्रीजी महाराज क्रोध ने विषय कहु दृष्टान्त जुजो આપણે તો ઘણી ઘણા ગ્રંથો પુસ્તકો ને આમથી આમથી વાંચ્યા તો હોય તમે વાંચ્યા છો વિદ્વાન છો બધા એ તો ખાલી તમે ફલ મન સાંભળો ક્રોધ વિશે આવું દ્રષ્ટાંત તમને ક્યાંય ન મળે શ્રીજી મહારાજ કહે લોયાના પહેલા વચનામૃત માં કે ક્રોધ છે ને એ હડકાયા કૂતરા જેવો છે હડકાયા કૂતરાને સાંધભાન હોય કોને કરવું કોને ન કરવું ગમે તેને બચકું ભરલી એમ ક્રોધ આવે ત્યારે સામે કોણ છે એ સાનભ નહી પછી સામે માં છે બાપ છે ભાઈ છે બેન છે સાધુ છે ગુરુ છે કે ઈષ્ટદેવ છે ભાન ન રે એને ભરલી એક જણા હનુમાનજી ની માનતા ને બધું કરી રાખી સાચી વાત છે આ નથી સાચી વાત પણ હવે એની કઈ ઈચ્છા પૂરી નહી થઈ હોય હવે એ તો બધું હનુમાનજી તો વિચારી પૂરો નહી થયો કઈ ઈચ્છા એ હનુમાનજીને લાકડીએ લાકડીએ માર્યા અને પરિણામે મેળવ્યું એને ત્રણ દિમા દાંડો થઈ ગયો મળવાનું હતું તો ન મેળવું હતું એ બધું ગુમાવી પાગલ થયો ગુણાતીતાનંદ સ્વામી એક વાત લખી છે કે શાલીગ્રામ ને નાખ્યા ઓહો ઈષ્ટને ગુણાતી સ્વામી કે આ વાત મેં સાંભળી ને તો મને છાતી બળવા માંડ્યું કે જોવો જ ખોરાક કેવા ભેખ હોય છે ભગવાનને ઉકળતી કળાયા માં નાખ્યા તે મને છાતી બળવા માંડી સ્વામી પણ ક્રોધ છે ને એ સામે કોણ છે એ પછી જોઈ શકતો નથી એટલે મહારાજ કે હડકાયું કૂતરું છે એ પછી જેમ છેલ્લે દાચિયો નાખીને મરી જાય છે હડકાયું કૂતરું મરવાનું થાય ને એટલે પડી જાય પછી નાળિયો ખેંચાય નાળિયો ખેંચાય અને ડચકા એવા ઊંચા ઊંચા ડચકા લે અને પછી મરી જાય ડાચિયા નાખી નાખીને મરાય एम क्रोधे कर महाराज कहे संतना मार्ग थी जीव पड़ी जाए उपलेटाना वेरा भाई भाराड़ी मणस क्षत्री लूटफाट करे के तलवार ऐसी वेतरी नाख्या हो ચીવડા કાપવા અને માણસ કાપવા સરખું એવા ખૂંખાર આજુબાજુ પંથકમાં કોઈ નામ ના લે વેરા ભાઈનું પરંતુ એમને ભગવાન સ્વામીનારાયણ સંતો મળ્યા એ વખતે શ્રીજી મહારાજ ના વખત અને એમની વાતો સાંભળી એને એમ થઈ ગયું ઓહો મેં તો મહાપાપ કર્યા હું તો રસ્તો ભૂલો સાધુ પગ પકડ્યા ભૂગદેશ સાંભળ્યો ભગવાનને શરણે થયા દુર્ગણો મૂક્યા અને સત્સંગી થયા પછી તો એટલા બધા મુમુક શું થયા એકવાર મહારાજ ધોરાજી પધાર્યા હશે તો રસ્તામાં ચાલીને આવ્યા તો વિચાર થયો આવતા આવતા સારો ખૂણો બાવળ ભાળી ગયા રસ્તાને કાંઠે એને એમ કેવી સરસ પાતળી પાતળી એની સોટી છે તો સંતો ભક્તોને કામ આવે તો દાંતણ કાપતો જા એટલે એમણે નિરાયે બેસીને સરસ મજાના આટલા બધા દાંતણ તૈયાર કર્યા મહારાજ ને ત્યાં સભામાં આવીને દંડવત કરી દાંત મૂક્યા એટલે દાંતણ લાવ્યા તમારા બાવળના છે ના મહારાજ રસ્તા મહારાજ કે હજી ધંધા છોડ્યા નહી અરે મહારાજ એમાં શું હતું બાવળીઓ રોડ ને કાઢે માલિક ના ખેતર માં હતો ને તો કે હા કાષ્ટ પુષ્પ માલિક ને પૂછ્યા વગર ના લેવાય આ તમે ચોરી કરી છે એ મહારાજ આ મને ખબર નતીઓ જેના હોય એને દાંતણ આપી એને દંડવત કરી માફી માગી પછી આવું અને એ કે તો દાંતણ લાવજો બોલો આ શિક્ષણ કેવું અત્યારે સાધુ જ કે વેતરી લેજી હાથા રે તો મૂકતો નહી કેવાની કઈ જરૂર નથી ગયા વેરા ભાઈ પેલા ખેડૂત ને ગોયતો વેરા ભાઈ આજુબાજુ ભૂલ બાપા હોય તમે એમને જીવતા રાખો એ જ મોટો ઉપકાર દાંતણ હું તમારે જોતું લઈ જતો કે નાના હવે હું ભગત થઈ ગયો છું મારાથી ભૂલ થઈ મારા પ્રભુ મને પાછો મોકલો હવે તું કે તો મારાથી લઈ જાવના બાપા લઈ જાઓ ને બીજા કેતાઓ કાપી દઉં અને કેતાઓ તો માથે ઉપાડી ત્યાં આવી જાઓ ના ના તમે લઈ જાઓ આવા સદગુણી થયા અને વર્ષો પછી તો એ સાધુ થયા નામ શ્રીજી મહારાજે દીક્ષા આપીને પાડ્યું પરમાનંદ સ્વામી હવે એક પ્રસંગ જોજો અમદાવાદ માં લોહ લંગર બાવો હતો લોહલંગર બા કેમ કેવાતો એને કેડે લોખંડ ની મજબૂત સાંકળો વિટાળી રાખતો અને સાંકળો નીચે ઢસડાતી હોય પાછો સે જે ચાલતો હોય જો કોઈનો પગ સાંકળ ઉપર પીડ્યો તો મર્યો સમજો અને લોહ લંગર પાસે સાતસો એવા વૈરાગી ખાખી બાવાઓ અને બધા હથિયાર બધ ભયંકર તલવારો ને બરછીયો ને શેના દળ જેવું જ્યાં પડે ત્યાં ભૂખા કાઢ નાખે એનું કોઈ નામ ના લે ગુજરાતને ધમરોળે એક વાત તમને કહું કે ગુજરાતમાં આવી ધમરોળથી સાધુઓની જમાયતો બહુ ફરતી એ તમે ઇતિહાસો એ વખતના વાંચો તો ખબર પડે રાજાશાહીનો ત્રાસ બીજી બાજુ આ જમાયતોનો ત્રાસ લૂંટ ચલાવે ગામના ગામ સળગાવી દે જંત્ર મંત્ર કેટલું બધું ઉપકાર ભગવાન સ્વામિનારાયણ નો કે ગમે તે રીતે ગુજરાતમાંથી આવી બધી જમાયતોને સાફ કરી પણ સમાજ નોંધ લીધી નથી એ આખું ચેપ્ટર બઉ ખોલવા જેવું છે આ લોહલંગરબાઓ એને ભગવાન સ્વામિનારાયણ ઉપર ભયંકર વેર શા માટે મોટા મોટા ઉત્સવો કરે હજારો માણસો ને ભેળા કરે ને એને બધા લોકો માનવા માંડ્યા છે આપણું બધું ઝાંખું માંડ્યું છે પડવામન થાય આપણને કોઈ પૂછતું નથી આપણા શિષ્યો બધા ભગત બીંડા થાવા આપણી આબરૂ નથી રહેતી હવે આપણને બધા ખોટા છે એટલે સ્વામિનારાયણ હા થાય નાખીએ તો હવે કામ થાય એટલે લોહ લંગર બાળે સમય અવસર મોકો એમાં ફરતા ફરતા મહારાજ તો છે ને ભગવાન મોકો આપે છે અસુરને પણ મોકો આપે છે દેવીને પણ મોકો આપે છે શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે ભગવાન હરેક ને બાર ને એક વાર આવે છે આવે છે ને આવે છે ગમે તે રૂપે આવે છે જેને ઓળખી લે છે સ્વાગત કરે છે એ જીવ તરી જાય છે અને જે હળધૂત કરીને કાઢી મૂકે છે એ ડૂબી જાય છે મોકો આપ્યો જેતલપુર થઈ મહારાજ આવ્યા ખોખરા ખોખરામાં એક બ્રાહ્મણ ઘરે હરિભક્ત એને ત્યાં મહારાજ રેણા ઘર અંદર બેસીને ભોજન કરે કાઠી દરબારો સાથે જેવા કાંધ હાથમાં ભયંકર તલવારો માથે મોટી જટાઓ બાંધેલી ભાંગ નશા કરેલા એવી લાલ ચોલ હિંગળો જેવી આખ્યો ને આવ્યા અડધા પડધા લુગડા પેયા ના પહેર્યા ને એવા બધા દળ છૂટ્યું આ બધા દરબારો હજી તો વિચારે ન વિચારે ત્યાં તો હુમલો કરી મારો ડાંડર વાઢવા ભાઈ ડફો કરી નાખે હેઠું બટકું ગમે તેવા ઓયલા હોય બાવાઓ પણ આ તો ક્ષત્રિય જાત જન્મ જાત તલવાર ચલાવી એના લોહીમાં એનું ખડગ નું ખડગ ખમે કોણ ના બટકા મીંડા થવા મારો મારો કરતા ભાગો ભાગો કરતા ગયા ચોક માં બહાટી બોલી ને દેશી એમાં એ વખતે પરમાનંદ સ્વામી ત્યાં સાધુ વેરા એ ત્યાં બેઠેલા એને આ જોયું કે મારો મારો તલવારો ચમકીને આ બધું થયું ગમે ત્યાંથી કોઈ તલવાર આંચકી અને એ પોતે કુદી પડ્યા ભૂલી ગયા કે હું સાધુ છું મારે કહ્યું સંતના માર્ગ પડી જાય એવો ક્રોધ ચડ્યો અને સાધુ હોવા છતાં તલવાર લઈને કુદ્યા એનું તલવાર ફેરવાનું કામ વર્ષો પછી હાથમાં આવ્યું અને જે ફેરવી છે ભાઈ કેટલા ને વીણી ડફો ડફ મેડા કાપા આજ હાથ હળવો થયો પણ એ બધું દોડકટક ભાગ્યો કેટલાય ચોકમાં પાડી ને કેટલા હાથ પડી ગયા કેટલી ભૂજાઓ કપાઈ ગઈ કેટલા ને કપાઈ ગઈ કે એ જપાઝપીમાં ઓલા બધા ગયા મર્યા કેટલાય રીક્ષર મરી જ ગયા પણ ત્યાર પછી લોહલંગર સાફ થઈ ગયો એટલે કહું છું આ નોંધ લીધા જેવી છે સહજાનંદ સ્વામી આવી જમા ગુજરાત ને ધમરોળતી એને ગમે તે પ્રકારે સાફ કરી પછી બધા પાછા વેળા કાઠી દરબારો સાથે ત્યારે પરમાનંદ સ્વામી પાછા વેળા એ જપ્પાઝપીમાં પરમાનંદ સ્વામી નો એક કાન કપાઈ ગયો અને અહીંથી લોહી દદ હવે ખબર પડી અને પછી થયો આર આર આ હું ભૂલ્યો હું સાધુ અહિંસા પરમ ધર્મ ક્ષમા રાખવાનું સતત મહારાજનું વચન આ મારું મૂળ લોહી ઉકળી ગયું ભૂલી ગયો હું કોઈ લઈએ લુગડા પહેર્યા છે અને હવે કાન કપાઈ ગયો લોહી દદડી હવે આ કાંઈ થતું રહીએ ઢાંક્યું રીએ એવા ગભરાણાને એવા પસ્તાઓ થાય કે મારી નાખ્યા હવે મહારાજને હું હું શું મુખ બતાવું ક્રોધ ની ક્ષણ ને પસ્તાવાના વર્ષો પછી જ પછતાવો થાય ક્રોધ આવે ને એટલે માણસ આખો બંધ કરે મોઢું ખોલે પછી એમાં શું થાય ખબર ના પડે બે ભાઈઓની શેઢે જમીન હોય બાપા ગુજરી ગયા હોય તે પેલા ભાગ પાડ્યા હોય ને એટલે બે એક શેઢે જ હોય પછી શેઢો આગો પાછો કરવા માં લડે જમીન માટે એમાં એકાદાનો કાળ ચડે કોઈને એટલે લઈને ફેરવીને કોદાળી પાવડો ધાર્યું જેવું એકને માર ત્યાં ત્યાં પતાવી દે સગા ભાઈ ને નગર બે જુલીન મોટા થયા હોય મારી નાખ્યા એક ગયો એટલે એનો પરિવાર રખડી પડ્યો આને પકડીને જેલમાં લઈ જાય આનો પરિવાર રખડી પડ્યો શેઢો ત્યાં ત્યાં હોય હમણાં બે વિદ્યાર્થીઓ ખાલી પાનના સ્ટોલ ઉપર ગુટકા ખાવા જેવી નાની વાતમાં એને કઈક બોલાચાલી થઈ નઈ એક એન્જિનિયરિંગ ભણનારા બે નાખી જે મરી ગયો એનો પરિવાર નહીં એની કારકિર્દી છોકરાની એન્જિનિયરિંગ ભણનારો ગયો એની કારકિર્દી ખતમ જેને હત્યા કરી એ જેલમાં ગયો એનો અભ્યાસ ગયો એની કારકિર્દી ગઈ એનો પરિવારની આશાનો મિનારો તૂટી ગયો હું મારી કેટલી હવે વર્ષો સુધી ભરપાઈ થાય નહી છે મહારાજ તો નીકળ્યા મહારાજે જોયું આ શું સ્વામી લોહી શું શું આ મહારાજ ને બે પકડી માથું મૂકી દીધું મહારાજ મારા ઉપર રાજી રહ્યો મારું ક્ષત્રિનો લોહી માં જોઈ શક્યો નહીં હું ધર્મ ભૂલી ગયો મહારાજ મહારાજ મારા ઉપર દયા કરો રાજી થાવ મહારાજ કે સાધુ રામ આ છે તમે એને જીત્યો નહીં એટલે આ થયું તમે તમારો માર્ગ ચૂકી ગયા સંતનો માર્ગ મૂકી દીધો અને તમે ખંડિત થયા હવે તમારે સાધુ તરીકે ન રહેવાય ભગવા ઉતારી નાખો ને ધોળા પહેરી લે મહારાજે પરમાનંદ સ્વામીને ધોળા પહેરાવી દીધા જિંદગી પસ્તાવો રહી ગયો ધર્મ ભ્રષ્ટ થયાનો અફસોસ રહ્યો સંતના માર્ગ થી પડી જાય સંતનો માર્ગ શું છે દયા કરુણા અહિંસા ગ્રહસ્થ ને પણ પોત પોતાનો જે ધર્મ છે એમાંથી ક્રોધે કરીને માણસ પડી જાય છે બીજું મહારાજ વચનામ્રત માં કીધું કે ક્રોધ છે એ વાઘ સિંહ અને સાપ જેવો છે ગામને જાપે વાઘ સિંહ આવે તો મારે કોઈને નહીં પણ હું કરે તો બધા ત્રાસ બહુ અનુભવે અને સાપ આ સભામાં મારા નીકળે કોઈને કરડે નહીં પણ બધા ઉભાથી ભાગે એમ ક્રોધ છે એ બીજાને દુઃખ બહુ આપે છે એક યુવાને મને વાત કરેલી થોડા વખત પેલા જ પેલા તો બહુ રડવા માંડ્યો મને કે મારે શું કરવું મિક શું છે અમારા ઘરમાં હું મારો ભાઈ મારી બેન મારા બાપુ મારા બા પરિવાર બધી રીતે સુખી છે બધા ભગવાનમાં માનીએ છીએ પણ મારા બા નો સ્વભાવ એવો છે ભયંકર ક્રોધી એ સવાર માંથી ઉઠે ત્યારથી આ બધી પડાપડી ચાલુ થાય મારપીટ કરી લે જેમ તેમ બોલે નાની નાની વાતમાં કોઈ વાત છોડો સ્વામી તમે જીવું ઝેર થઈ ગયું છે એ સવાર માંથી ઉઠીને મહાભારત ચાલુ થઈ જાય સ્વામી એ ઓલું મહાભારત અઢાર દિવસે પૂરું થઈ ગયું આ મહાભારત અમારા ઘરમાં અઢાર વર્ષે પૂરું નથી થયું મને ઓલી જોક યાદ આવી આને વાત કરીને તે જોવા ગયા તા કન્યાને પરિવાર માંથી વડીલો એટલે એમણે વડીલો એ પૂછ્યું કે અમારે બીજું કઈ પૂછવું નથી તમારી છોકરીને રામાયણ મહાભારત વિશે શું જ્ઞાન છે એ જ છોકરીના વડીલ મા બાપ છે એમણે કીધું કે અમારી દીકરીને રામાયણ વિશે તમે અત્યારે પૂછી લો દરેક પ્રસન્ન દરેક ચોપાઈ તમને કઈ સંભળાવશે મહાભારત કે મહાભારત તમારે ઘરે આવીને કરશે એટલે અમુક સ્વભાવ એવા હોય ધણી બેઠેલો હતા એને ગરવાળા હાથમાં વેલાણ લઈને એની ગરવાળી નીકળી એટલે ગરધણી કે એનો પતિ કે તું કાલે વેલાણ લઈને પાડોશમાં ગઈ લડવા ગઈ આજે વળી શું છે તો તમે બેઠા જાઓ કાલે સેમી હતી આજે ફાઈનલ છે સ્વભાવ એવા એટલે એટલા બધા દુઃખ છે કે વાત મૂકી હવે મારે એમ છે કે મારે ઘરેથી નીકળી જવું છે હું તમને પૂછવા આવ્યો છું મારે મારી બા છે તો મારે રેવું નથી મને તમે શું છો જો સગી માં છે ક્રોધ છે ને ભગવાન ને જ ગમે નહીં એવું નહીં કોઈને ન ગમે ને તમે નોકર રાખ્યો હોય ને સામે આંખ કાઢે તો આમ તો સગા જ છે મા બાપ ભાઈ ગમે હોય નથી ગમતો એક જણ સવાર માં હજી નાય ધોઈ ને બેઠેલો છાપુ વાંચતો હતો ત્યાં એના ઘરવાળા સરસ મજાનો દૂધનો કટોરો કેસર બદામ નાખીને આવીને સામે કટોરો થયો જો પીઓ દૂધ પીવો તમે પેલો કે આ શું તને થઈ શું ગયું છે ત્રણ વાર કહું ચાર વાર ચાય નો ઓર્ડર કરું ત્યારે માંડ માંડ કલાકે આવે અને આજે છાપુ વાંચું ત્યાં તું કેસર બદામ નાખેલું દૂધ લઈને આવી ગઈ અને તને ખબર છે કે મને દૂધ ફાવતું નથી ને છતાં ના ના ના તમે આજ તો પીવું જ પડશે અરે પણ આટલો બધો એ તને શું તારો સ્વભાવ બદલાઈ ગયો કોઈ મહાત્મા નો સત્સંગ લાગી ગયો કોઈ ગીતા ભાગવત અસર એ કઈ તમે કઈ માથાકૂટ કરો તમે દૂધ પીયો પ્રેમથી પીઓ આજ તો પીયો એવું મીઠું મીઠું પોપટ જેવું બોલે આ કે આ શું કળિયુક પૂરો થયો તું શું આ બધું થઈ ગયું તો કે પેલા પી લ્યો પછી કઈશ કેમ તે આજે મને દૂધ પાવ્યું બીજું કાંઈ ની આજે નાગ પંચમી છે એમાં વિધિ હોય નાગ દૂધ પીવડાવવાનું મારે બીજે ક્યાં ગોતવો એટલે પરિવાર માં ગમે તે હોય પણ એ ક્રોધિ તો ગમે નહી છોકરો કે મારે હવે આ ઘરેથી નીકળી જવું છે ક્રોધ છે પોતાને દુઃખ આપે ને સામાને દુઃખ આપે જેમ બાપુજી નો ક્રોધી સ્વભાવથી છોકરાને સહન કરી નાખે પણ એક એટલો બધો ખીસાઈ ગયો એટલે છોકરાને કહી દીધું કે તું મને તારું મોઢું બતાવી મારે છોકરાને એટલું માઠું લાગ્યું એકનો એક દીકરો દીકરી એક જ દીકરો મોડું બતાવીશ નહી તું મને એમ કહ્યું છોકરો ગયો તડપતા રહ્યા કોના માટે આ બધું તડપી તડપી મરી ગયા પોતે દુખી થયા પેલો છોકરો એ વિચારો એનું શું થયું એની કઈ ખબર પડી નથી એટલે ક્રોધ શા માટે નથી ભગવાન ગમતો કારણ કે બીજાને દુઃખ આપે છે ભગવાનના ભક્તોને પણ દુઃખ આપે છે એક બહુ ઝીણી વાત શ્રીજી મહારાજે કરી છે કે ક્રોધ છે પ્રથમના અડસઠ માં છે ક્રોધ છે એ નાસ્તિક કારણ છે નાસ્તિક કરી મૂકે છે કઈ રીતે મહારાજ કે તો કે ક્રોધ જયારે હોય ત્યારે નારદ સંકાતિક જેવા સાધુ વાત કરે ને તોય મનાય નહી કેટલી ઝીણી વાત છે ઝાડ નીચે એમાં ગધેડો નીકળ્યો એટલે સિંહ કહે અહી તો ગધેડે કે મારી નાખ્યા મને શું કામ બોલાવ્યું કામ પીડ્યું તો કે બધા છે પણ એનું મોઢું ગંધાય છે ખાવાનું સારું નથી ને એનું એટલે મોઢું ગંધાય છે તો તું મને શું ગીંદ કે જ મારું મોઢું ગંધાય છે એટલે ગધેડા બીજા કરી ભોળું પ્રાણી એટલે કે હા કે થોડુંક તો ગંધાય છે હું બન મને અહીંયા વાંદરે નજર કરી કે મામલો શું છે હા બોલો બોલો તો કે બધા કે છે મારું મોઢું ગંધાય છે તો શું સાચું છે હું ઘીને કોઈ એટલે વાંદરે એને નક્કી કરી થોડીક બુદ્ધિ વાપર્યું કે તમારો મોઢો ગંજાય અતર ની આવે છે ખોટી ખુશામત કરે મને પોતાને કઈ ધા છે તું ના પાડો જે મારો પંજો વિખી નાખ્યો વાંધરા નાખી દીધું આ બાજુ આમ બેઠો ત્યાં શિયાળું નીકળ્યો એનું મોઢું ગંધાય છે તો તું નક્કી કરીને કે શું ગંધાય છે કે નહીં આને જાણ્યું એક હા પાડી છે એક ના પાડી છે આને બધું ચતુર પ્રાણી કેવી પક્ષી પક્ષીઓની વાતમાં મરમો છે આમાં મોઢું થોડું ફેરવી ને કે માલિક મને અઠવાડિયા શરદી છે એટલે મને કઈ ખબર પડતી નથી કાઢી મૂક્યો બોલો એના ઉપર ખીજાણું પણ બચો તો ખરો એટલે ક્રોધ છે ને એ નારદ સંિક જેવા ગમે વાત કરે ને એને હિતની વાત કરે બોલો એક ગામમાં સાવ બનેલી વાત સાધુ વાત કરે કે ભાઈ ક્રોધ છે ને એ બહુ ભૂંડ ક્રોધે કરીને સુખ ક્રોધે કરીને કલહ થાય ક્રોધે કરીને હિંસા થાય ક્રોધે કરીને પાપ થાય ગામડા નું ગામ મંદિર એટલે આ ક્રોધ નહી કરવાની વાત કરે એટલે એક બાબા એ એક બાપા બેઠા હતા ને એના ગોઠણ દબાયો હોય છે કરવો નહી શ્રમિક ઋષિ ધ્યાનમાં બેઠા છે પરીક્ષિત મહારાજ આવે છે સન્માન નથી થયું એમ માની મરેલો સર શ્રમિક ના ગળામાં નાખ્યો નાસ્તિક કરે એવું કામ કર્યું ઋષિ નું મરેલો સર્પ નાખીને અપમાન અવજ્ઞા નાસ્તિક જેવું કામ કર્યું જો ઋષિ જાગી ગયા હોય તો એનાથી ભયંકર અપમાન કરત એની એક પણ વાત મનાત નહીં એટલે મહારાજ કે એવો નાસ્તિક થઈ જાય ધીમે ધીમે કે એની બુદ્ધિ આસુરી થઈ જાય એને પછી ભગવાનમાં ભગવાનમાં સંતોમાં શાસ્ત્રમાં પણ શ્રદ્ધા ન રહે એવો ક્રોધે કરીને થાય છે ક્રોધની એક બીજી થોડી સમજવા જેવી વાત બિલકુલ તો આપણે હા સમજાય જાય એવી પાણી કોઈ જગ્યાએ સરોવર તળાવ ભર્યું હોય કે અથવા પાણી ભર્યું હોય અને આપણે આમ મોઢું જોઈએ તો દેખાય કે નહીં બિલકુલ સ્પષ્ટ દેખાય ને અરીસા જેવું દેખાય પણ એ તપેલીમાં પાણી ઉકળતું હોય તો ન દેખાય એમ જયારે ક્રોધ થાય છે ત્યાર પછી માનસી પૂજા ધ્યાન ભજન કોઈ વાતનું સુખ આવે નહી ખીજાય ઘરેથી જે અત્યારે આવ્યો હોય એના કથામાં સુખ ન આવે એનાથી મીઠી વાત એક આશ્રમમાં ગુરુની પાસે શિષ્યો ની એમાં એક શિષ્ય બહુ ક્રોધ છે નાની નાની વાતમાં ગમે તેને ક્રોધ આવી છે પછી ગુરુ એ બઉ સરસ કિનગ્યું એને આપ્યો વાત ગુરુ શિષ્ય ની સમજાણી ની શરૂઆત ખીલાનો ડબ્બો આપ્યો મોટા મોટા ખીલા અને એક આપ્યો હથોડો તને જ્યારે જયારે ક્રોધ આવે મને તો આ દ્રષ્ટાંત જોઈને એટલું બધું દિલ વસી ગયું ગજબ થયો કે તને જયારે ક્રોધ આવે ને ત્યારે આ દિવાલમાં જઈને એક ખીલો ઠોકી દેવાનો એક કિલો ધરબી દેવાનો જયારે ક્રોધ આવે ત્યારે એક ડબ્બામાં ખીલો લઈ હથોડી લઈ અને સામે દિવાલમાં એક ખીલો મારી દેવાનું બસ આટલું જ તારે મારું માનવાનું છે તો એમાં કોઈ વાંધો નહીં ખીજાવાની છૂટ હા છૂટ ગમે ત્યારે ખીજાય જઈને એક ખીલો લઈને પેલી દિવાલમાં દરબી દી પણ સાંજ પડી ત્યાં સુધીમાં પચીસ ત્રીસ ખીલા લાગી ગયા એટલે આને આને જ વિચાર આવ્યો મારો એટલા બધા ખીલા ગુરુ નું પ્રેક્ટિકલ નોલેજ જોવો આને જોયું આટલા બધા ખીલા તરત સારું આખી રાત વિચાર્યો ઝાઝા પડતા કેવાય એટલે દિવસે બીજે દિવસે પછી થોડો પ્રયાસ કર્યો ને તો ક્રોધ આવે પણ તરત પાછો વળી જાય એટલે એક ખીલી ઓછી લાગી ત્રીજે દિવસે બે ત્રણ ખીલી ઓછી થઈ પાંચમે સાત મેં દાડે તો ધીમે ધીમે કરતા ખીલાઓ ઘટતા ઘટતા ચાર પાંચ ખીલા સુધી આવી ગયો એટલી વાત થાય પછી પાછો વળી જાય એટલે જયારે પાછો ન વળી શકે એવા એક બે પ્રસંગ રહ્યા એટલે એક બે ખીલા ઠપકારે પણ ઘણા બધા ખીલા અઠવાડિયામાં થઈ ગયા પછી ગુરુને કીધું ગુરુજી પાછું તો વળાણું તમારી મને વાત ગમી હવે બે ચાર પાંચ ખીલા લાગે છે બસ ગુરુએ કીધું પાછો વળ્યો ને અટકી જાય ને ક્રોધ આવે ત્યારે હા હવે એક કામ કરવાનું છે શું ક્રોધ આવે અને તું અટકી જાય સાવધાન થઈ જાય અને સમાવી હા તો હવે જે લગાવે છે ને એમાં એક ખીલો કાઢી લેવાનો તમે વાત જો એક ખીલો તારે ખેચી લેવાનો ભલે જેવો ક્રોધ આવે અને આવી પોઝિશન માં આવી ગયો અને દિવાલમાંથી બધા ખીલા નીકળી ગયા બધા ખીલા નીકળી ગયા એટલે ગુરુજી ને કીધું લેવો ગુરુજી હવે હું અટકી જાવ છું અને સામે દિવાલમાં બધા ખીલા નીકળી ગયા ગુરુજી કીધું બે સાયા ઝૂંપડીમાં પેલી ચાયણી ઘઉં બાજરો ચાળવાની ચાયણી પિત્તળની ગોળ એવી આવે છે ને એ લઈ આવ્યા આવીને ફળિયામાં બેઠા અને અભિમંત્રિત જે જળ છે ને એ લેતો આવ્યો અને અભિમંત્રિત જળ લાવો પેલો પેલા ચેલાને કે હવે તું આ ચાયણીમાં નાખી અને પેલો અચક્યો હવે ગુરુજી આમાં નાખાય આમાં કઈ થોડું રે આ તો બધું ધૂળમાં મળી જાય ને આવું મહાપ્રસાદી નું એ ચાયણીમાં નાખું ધૂળમાં મેળવી દેવાય આખો દિવસમાં અપરાધ પણ થાય જો આ ચાયણી અને સામે દિવાલ બે ની સ્થિતિ એક સરખી છે આમાં કાણા છે સામે દિવાલ માં કાણા છે હા ક્રોધ આવે ને બેટા ક્રોધ આવે અને ક્રોધ જાય તો આપણા ગયો છે શું સાંભળ બેટા ત્યાં અભિમંત્રિત જળને ધૂળમાં મેળવવાનો હાથ ના હેલો ને તો ઘણા તો એવી જ રીતે ચિત્તમાં જયારે આવા છિદ્રો પડે છે ચિત્ત ચાયણી જેવું થઈ જાય છે ક્રોધે કરીને ત્યારે ત્યારે આપણે જે જપ તપ વ્રત સાધના મૂડી ભેળી કરી હોય છે એ મૂડી ધૂળમાં મળી જાય છે માટે ક્રોધ બેઠા કરવા જેવો નથી એનાથી તમને બિલકુલ એક સચોટ વાત શ્રદ્ધાનો વિષય છે વાત જાણેલી છે સારંગપુર હનુમાનજી પાસે એક કેસ એવો આવેલો બધી વાત નામથામ સાથે નહીં કહું એટલે તો એક વ્યક્તિને બ્રહ્મ રાક્ષસ નું કઈક પીડા હતી એટલે ત્યાં રવિશંકર મહારાજ બીજા પૂજારીઓ જે એના બ્રહ્મ રાક્ષસ ભગાડવા માટે એની પીડા ટાળવા માટે શાસ્ત્રમાં લખ્યું હોય છે પણ આપણને અમુક વસ્તુ જે કઈ આવું થાય ત્યારે આપણને ખ્યાલ આવે છે શાસ્ત્રો આપણા હિન્દુ શાસ્ત્રો લખ્યા છે એની ટીકા કરવા જેવું નથી સમજણ કમ પડતી હોય છે કેટલું આ એક નાના પ્રસંગમાંથી આ સ્ફુટ થાય છે એટલે બ્રહ્મરાક્ષસ ને દૂર કરવા માટે પીડાને ટાળવા માટે આ બધા જે હનુમાનજી આગળ બધું ચાલે સ્તુતિ પ્રાર્થના એમાં પણ બ્રહ્મરાક્ષસ છે એ જલ્દી મચક નહોતો દેતો એટલે ગોપાલનંદ સ્વામીનો એક મંત્ર છે એ મંત્ર નો પ્રયોગ અને ઉચ્ચાર કર્યો બધા સાંભળે એમ એ મંત્ર ઉચ્ચાર કર્યો હવે થયું શું ભાઈ બ્રહ્મ રાક્ષસે કાળભૈરવ ને સિદ્ધ કરેલો એ કાળભૈરવે આ ગોપાલ સ્વામી નો જે મંત્ર હતો ને એ સાંભળ્યો એટલે બ્રહ્મ રાક્ષસ સાથે સિદ્ધ થયેલો કાળભૈરવ એ કાળભૈરવે પેલો ગોપાલનંદ સ્વામી મંત્ર એને પકડી લીધો કે આ મંત્ર અદ્ભુત છે આમ તો શિવનો ગણ એને એ કાળે કાળભૈરવ પછી ઘણી વાતો કરેલી મેં રાવણ પણ જોયો છે કૈલાસમાં રાવણ આવતો અમૃત બધા બેઠા હોય એ પૂજા કરવા આવે ત્યારે અમે ફૂંક મારતા રાવણ ગોથાગંજ પડી જતો આ બધું અમે જોયેલું એટલે એ મંત્ર ગોપાળાના સામે અદભુત લાગ્યો એટલે એ મંત્ર લઈ લીધો અને ક્ષણ ધારણ કરી લીધો એ મંત્ર ધારણ કરીને એકાંત જગ્યા બેસીને કાળ ભૈરવે સવા લાખ મંત્ર જપ કર્યા ગોપાળાનંદ સામેના મંત્રના તે એને શરીર ઉપર કવચ થઈ ગયું હવે આ બધા જવાબ જ મળે નહી પછી ગોપાલંદ સામે સૂચના આપી વાત જાણજો ગોપાળાનંદ સામે ક્યાં ભૂલ થઈ છે મારો જ રચિત મંત્ર કાળ ભૈરવે ધારણ કર્યો તમે એનો ઉચ્ચાર આપણે જો શાસ્ત્ર કીધું છે ને મંત્ર ગુપ્ત રાખો પછી હવે ગમે તે રીતે આપણે સમજાવીને ગુપ્ત શું રાખું રાખવું કવચ થઈ ગયું એટલે હવે તમને મચક મળશે નહીં અરે બાપા કરવું શું એક ઉપાય છે હવે જોજો એક સાથે શાસ્ત્ર ની વાત કેટલી સ્ફુટ થાય છે સ્વામી કે એક ઉપાય છે કાલ ભૈરવ તમે ઈરછા તીરછા અટાપટા પ્રશ્નો પૂછીને એવો ક્રોધિત કરો એવો ધૂંધવા ખીજાય એવો ગુસ્સે થાય એવું તમે કરો એ ક્રોધ કરશે એટલે પેલો કવચ તૂટી જશે કવચ તૂટશે એટલે પછી જીતી જશે એટલે કોઈ પણ વ્રત કે અનુષ્ઠાન કઈ હોય વ્રત તપ જપ એમાં અનુષ્ઠાન વિધિમાં નીચે લાઈન લખી હોય છે આ વ્રત તપ જપ અનુષ્ઠાન કરો કોઈ પણ વ્રત તપ કરો તો લખ્યું જ હોય શું કરવો એ ક્રોધ ન કરવો વ્રત દરમિયાન બીજું કોઈની નિંદા ન કરવી આ બધા સિદ્ધાંતો આપણે સમજાતા નથી ક્રોધ ન કરવો નિંદા ન કરવી અને ગોપાલન સ્વામી કે ખીજાવો ખીજાવો એટલે કવચ તૂટશે કવચ તૂટશે અને પછી તમે જીતી જશો અને પછી એમ કરવામાં આવ્યું એટલે ક્રોધ છે એ આપણી સાધનાઓને નષ્ટ કરે છે તોડે છે પણ આ બધી વાતો ગમે તેટલી સાંભળીએ ગમે તેટલું હોય પણ છતાંય ક્રોધ એમ ટળવો કઈ સહેલો તો ટળે કેમ જલ્દી જલ્દી આપણે થોડું જોઈ લેજો બધા ચારે ચાર જોવાના છે પણ છે બધા આપણા હૈયારે મેળવીને હાલવા જેવું પેલી વાત તો એ છે કે ક્રોધ મારે ટાળવો છે ઓછો કરવો છે એવો ખરો જોઈએ જો આગ્રહ જ ન હોય એક જણો બત્રીસ ડેન્ચર ચોકઠા એના ત્રણ ચોકઠા રાખે એટલે એને જણા પૂછ્યું ત્રણ ત્રણ ચોકઠા રાખવાની શું જરૂર છે તારે તો કે જો આ ચોખું તમે જોયું છે જ પીળું છે ને તો કા એ જમતી વખતે પહેરવાનું દાળ ભાત આ તે બધું પીએ ને ખાય પીએ હળદર વળવા પીળું થાય એટલે જમી ધોઈ બીજું જવું આમ ધો ને ફટિક મળી જવું ધોળું એ આપણે પછી બહાર જવાનું કોઈ પાર્ટીમાં જવાનું હોય એમાં જવાનું ત્યારે આ પહેરી લેવાનું હસ્ય તો આમ કેવું લાગે મલમલ મલમલ જેવું એટલે આ સરસ્વેત ધોળું ધવલ મોતીના દાણા જેવું આ સફેદ ચોખું પાર્ટીમાં જાય કોઈને મળવા જાય ત્યારે પહેરી લેવાનું એટલે આમ હસ્યે ઇમ્પ્રેસન પડી જાય પણ આ ત્રીજું હાથમાં લ્યો સ્ટીલ નું ચોખું એટલે આને શું કરવાનું ક્યાં ઝઘડો થાય પહેરી લેવાનું એક બચકું તોડી નાખી શકે હવે આવો ઇંતજામ કરીને ફરતો હોય એક સાધુ માળા બનાવી પણ માળા કેવડી આવડા આવડા મળકા ની મોટી મોટી એના ગુરુ કે આવડા મળકા કા બનાવ્યા માળાના હાથમાં લેતો છે એનો ઈચ્છક હોવો જોઈએ તો આ બધા હથિયાર હોય તો પછી ક્યાંથી મેળ પડે આ તો બાહ્ય ઉપકરણ છે પણ અંદર ઉપકરણ બહુ સમજવા જેવા છે એક કોઈના પ્રત્યે અણગમો છે ક્રોધનો આધાર છે અભાવ હશે અવગુણ હશે વેર હશે આટી હશે તો એ માણસને નામ યાદ આવશે તો ક્રોધ ચડશે અને જોઈને જોશો ને આપણે જોઈશું ને તોય ક્રોધ થશે એટલે એ આધાર ખેંચવો પડે અણગમો અભાવ બધું જે હોય એ મૂકે તો ક્રોધ છે ઓછો થાય એક બીજું ક્રોધને શાંત કરવાના ત્રણ રસ્તા છે પેલો રસ્તો કે ક્રોધને પ્રગટ કરી દેવો હવે પ્રગટ કરીએ તો ખૂવારી કરે ખાના ખરાબી કરે કોઈને હિંસા કરે કે મારી નાખે કાં ક્રોધ ચડે તો ઘણા પોતે સળગીને મરી જાય આત્મહત્યા પણ કરે ક્રોધ પ્રગટ કરે તો ખુંવારી કરે પણ નીકળી જાય પછી તો શાંત થાય છે ને આ રસ્તો છે એ પ્રગટ કરે તો ખુંવારી કરે એટલી કરવા જેવું નહીં બીજો દબાવી દેવો ક્રોધ અંદર ને અંદર દબાવી દેવો એટલે ખરાબી તો ના થાય પણ વાત એટલી ક્રોધ એ ગભરામણ કરે મૂંજારો કરે અશાંતિ કરે અનિદ્રા કરે માથામાં દુખાવો થાય ચક્કર આવે અપચો થાય ને મરડો થાય આટલા દર્દો થાય અને જો પ્રગટ કરે તો બીપી વધી જાય એસિડિટી થાય અલ્સર થાય શરીર ગરમી થાય મુખમાં ચાંદા પડે આ તે બધું થાય એ બધી ક્રોધ પ્રગટ કરે તો થાય દબાવો તો પ્રગટ કરો તો સજીવ વ્યક્તિઓ ઉપર ક્રોધ કરીએ છીએ એની જગ્યાએ નિર્જીવ વસ્તુ તરફ વાળી દેવો અલિયત કઈ બોલે નહીં તો શું કરવાનું અને ખરેખર આ વિદેશની અંદર ડેમેજ થેરેપી કહેવામાં આવે છે એના સેન્ટર્સ ચાલતા હોય છે ત્યાં તમે જાઓ ત્રણ હજાર ડોલર ભરો એટલે તમને પ્રવેશની સાથે જ તમને એક હથોડી આપે અને એક મજબૂત ચશ્મા આપે ચશ્મા છે માટે હથોડી તમારે જે મનમાં આવે તોડવા માંડો તમને જ્યાં ગુસ્સો ચડે ત્યાં તોડફોડ કરો ક્રોધને મિરજી ઉપર ઉતારવો છે ને તોડો એ તોડો એ દરમિયાન કોઈનો કાચ કરચું વાગે નહીં એટલા માટે ચશ્મા આપે આખે પહેરવા તમને જે વ્યક્તિ ઉપર ક્રોધ હોય એના પૂતળા પણ તમે ઓર્ડર કરો તો બનાવી આપે પછી તમે ત્યાં મારી શકતા હોય તો કાઢી નાખો અરે એક જણાના લગ્નમાંગાડે એવો ઢોલ વગાડે એવો ઢોલ વગાડે આમ ચડતો ને ચડતો રંગ રાત ગળે એમ ખીલે એટલે કોઈ પહોંચ્યો ભાઈ તું આ નબળો પડતો નથી ને ઢોલ ધડાકા મારે છે સિ સગડે આ હા બધું તો કઈ બે પુડી ઉપર જો મરમ ત્યાં છે તો શું છે જોયું તો એક બાજુ એક બૈરાન ફોટો બીજી બાજુ બીજો વાપરવાની જગ્યાએ આમનો ઉતા નાખતો હોય આટલો ઇન્ડિયામાં જૂની થેરાપી કેવાય વિદેશ વાળા જમણા લઈ આવ્યા છે પણ એના કરતા લિંકન થેરાપી છે એ ઘણી સારી છે લિંકન થેરાપી શું છે બઉ સરસ મજાની વાત એનો યુદ્ધ મંત્રી હતો સ્ટેનધન એને એક મેજરે કાગળ લખ્યો અને એટલા બધા ભયંકર આક્ષેપો મૂક્યા તમે લાગવ ચલાવો છો તમે આમ કરો છો તમે તેમ કરો છો તમે બધું આવું છે આવી ગોલમાલ છે આ બધું બધા આક્ષેપો અને ભાઈ સ્ટેનધન એટલો બધો ઉકળી ગયો સીધો લિંકન પાસે ગયો આ મૂર્ખ એ ભૂલી ગયો છે કે હું યુદ્ધ મંત્રી છું હું એને ધોઈ પી લો અને આ મારા ઉપર આવા આક્ષેપો કર્યા છે અને મનમાં સમજે છું મારે એને ધૂળ ચાટતો કરી દેવો છે લિંકન કે કરી જ દેવો જોઈએ તારા ઉપર આવા આક્ષેપો કરે ને આવો કાગળ લખે તો હું એને ઠેકાણી પાડી દે જો લિંકન કે એક વાત છે પેલા તું એમ કરી એને જે કાગળ લખ્યો છે ને એવા બરાબરના રૂવાણા ઉભા થઈ જાય ને એવો તું કાગળ લખે અને કાગળ લખી જાય ને મને આપજે એટલે હું કોઈ બાણસ જતો છે ને એની સાથે મોકલી દઈશ વાંચા બેડો આમ સળગી જાય તારે કઈ કરવું ન પડે એવો લખજે મળો પડતો નહીં લિંકન ને કીધો કાગળ તૈયાર થઈ ગયો તો કઈ મૂકો મારા ખાનામાં કોઈ જતું હશે ને તો હું મોકલી દઈશ બીજા દિવસે પેલા પૂછ્યું કે તમે કાગળ મોકલો કોઈ લિંકન કે કોઈ ગયું નથી એટલે મોકલાયો નથી આ જે સ્પેશર વાંચી રહી નથી કાગળ વાંચ્યો ચોવીસ કલાક વહી ગઈ એટલે વાંચ્યા વેળું એને થયું કે આ શબ્દો વધારે પડતા છે તમે જોજો થેરાપી આ વધારે પડતું છે થોડું આટલું બધું આકરું લખવાની કઈ જરૂર નથી એટલે એને આખો બીજો નવેસર થી કાગળ લખ્યો અને ઉગ્રતા થોડી ઓછી કરી નાખી શબ્દો ખોટા છે વધારે પડતા છે એટલે આ વધારે પડતું છે ફસાવાની નકામું છે એટલે એને બીજો કાગળ લખ્યો તરત ડાયલ્યુટ થઈ ગયો લિંકન ને કે હવે આ કાગળ તૈયાર થઈ ગયો છે તમે કોઈ જતું હોય તો લઈને મોકલી દો સ્પેશિયલ તો હું મોકલી દઈશ આજે શ્યોર મૂકો ખાનામાં મૂક્યો હું લેતો જ એક કરો આ કાગળ તમે ફરીથી વાંચી લો કઈ રહી નથી ગયું ને એટલે પેલો પાછો કેબિન ગયો ને પાછો કાગળ વાંચ્યો વાંચો તો એમ થયું કે આ બધું લખવાની શું જરૂર છે આનાથી કઈ પ્રશ્ન ઉકલવાનો નથી ઉલટાનો ઝઘડો વધશે હુંય માલિકો ફસાઈશ કઈ હું દૂધે ધોયેલો નથે એટલે આમાં એણે આક્ષેપો કર્યા છે કઈક તો સત્ય છે હું જાણું છું કરવાની જરૂર નથી ઉડીએ શાંત રહી બધું પતી જાય નહીં તો ધજાગ્રો અને લિંકન ની ખબર પડશે નોકરી એ ને બધું જાય છે જશે ને પેપરે ચડશે એટલે કાગળ ફાડી નાખી દીધું બે ત્રણ કલાક થઈ ગયા કાગળ આપવા ના એવું લિંકન સામેથી જઈને કીધું ભાઈ કાગળ લાવવા હું જાઉં છું મોકલો નહી બસ લખો તો લખી નાખો એનો મર માં અંદર ઊંડો શું કે થોડો સમય આપો થોડો ગેપ ગુર્જેફ ના પિતાજી એ દાદાજી મરતા મરતા ગુરુજેબ રશિયા ના બહુ રહસ્યવાદી ચિંતક થઈ અને દાદાએ એટલું જ કીધું કે બેટા મારી એક જ ભલામણ છે મારું તું માન છે આટલા વાક્ય ઉપર ગુરુજેબ મહાન સંત થઈ ગયો રશિયામાં એટલું રહસ્ય ઉદઘાટન થયું પણ હવે ધીરજ ધરવી એ જ આ લિંકન થેરાપીમાં મહત્વનું છે ત્યારે માણસ શાંત થઈ જાય છે સાચું દર્શન થાય છે એટલે એક સાધુ એ પણ બહુ સરસ બે ત્રણ વાક્યો સરસ અદભુત અદભુત એ કે આપણે દરેક સારું કામ કરીએ ત્યારે મુહૂર્ત જોઈન કરીએ છીએ તો કે ખોટું કામ કરીએ ત્યારે શુભ મુહૂર્ત ન જોવું જોઈએ માટે શુભ મુહૂર્ત જોવું અને કામ કરવું તો કે ક્રોધ માટે સાંભળજો ક્રોધ માટે સારામાં સારું મુહૂર્ત કહ્યું તો કે પુષ્ય નક્ષત્ર લખી લેજો આ સાધુએ આપો હોય તો પુષ્ય નક્ષત્ર અમૃત સિદ્ધિમાં યોગ આવે ત્યારે ક્રોધ કરવો પછી સાધુએ કીધું કે આનું રહસ્ય એ છે આવો યોગ વર્ષમાં બે વાર જ આવે છે ત્યાં સુધી રાહ જોવો પછી કશું હોય નહી કેટલી મજાની વાત છે એટલે ધીરજ થોડી રિય એ જ્યાં હોય આગા પાછા થોડું બોલવાનું બંધ કરી દે મળવાનું બંધ કરી દે એને કે ભાઈ અત્યારે આપણે નહીં મળીએ પછી જોશું તો ઘણો બધું હળવો થઈ જાય પણ જયારે ધગ્યું હોય લોઢું એ જ વખતે જો બે હામ હામ આવી જાય તો પછી પાર પડી જ જાય એના કરતા ઘરવાડા ઉપર ક્રોધ હોય ઘરવાડા તમારા ઉપર હોય તો ઘડી ફરી આવવું આટો મારી આવે પછી હું એક વાત કઉ છું ફરીથી કઉક મેં કીધેલી છે એક જણા ઘરમાં ક્રોધિ સ્વ છે પણ મેં મેનેજ કરી લીધું છે એમાં રહસ્ય છે ટોપીમાં આ ટોપીમાં ટોપી નો કાંઈ મેળ નો પડે બહાર નીકળી જાવ ટોપી માંથી ફરી નીકળી જાઉં પછી હેઠ આવે ને છાજલી વાળી લઈને નીકળી જાવ અર્ધો કલાક ફરી ને રહસ્ય શું તો રહસ્ય એ હું અર્ધો કલાક પછી ઘરે ફરીને આવું પછી હું પેલા ટોપી જવા દઉં જોઈ પાછી ટોપી લઈ રમ રમતી કેટલી સરસ માં એટલે આ બધી વાતો થોડી થોડી શીખવા જેવી છે ક્રોધ કોને ના આવતો હોય કોને ના આવતો હોય ક્રોધ તો આવતો જ હોય ભાઈ કોઈ પણ હોય એને ક્રોધ ના આવે મને આ સભામાંથી કોઈ ઉભો થઈને મને ક્રોધ નથી આવતો બધાને ક્રોધ આવે જ પણ થોડું આંતર દર્શન છે એ જરૂર માણસને સુધારે છે એ એકસો ને એક વાત છે હવે બીજી ત્રીજી વાત છે કે ક્રોધ છે એનો આધાર સમજવાની જરૂર છે આપણું અપમાન કરે તો ક્રોધ થાય લાગણી ઘવાય તો ક્રોધ આવે અહમ ઘવાય તો ક્રોધ આવે ધાર્યું ન થાય તો ક્રોધ આવે કોઈ આગ્રહ હોય તો એ ન થાય તો ક્રોધ આવે ઈચ્છા હોય ને કોઈ ના પાડે તો ક્રોધ થાય જોઈતું હોય ને કોઈ ન આપે તો ક્રોધ થાય ધાર્યું કરવાની જીદ કરવાની આ બધી ટેવ હોય તો ક્રોધ થાય ઘણા કારણો છે હોય તો ક્રોધ થાય એમાંથી જે કારણ હોય એને ઈમાનદારી પૂર્વક તપાસી એને જેટલી એ મૂળ કારણ ઓછું કરવાનું થાય એટલો ક્રોધ આપોઆપ સમી લે એક નાની જ વાત કારણ કે આ બધા જે આગ્રહ છે ને એના ઉપર લાંબી કથા થાય એટલું બધું મંડાય નઈ પણ અઠાગ્રહ માનો હવે કોઈ વડીલો હોય એને ઘરમાં એનો આગ્રહ હોય કે બધા એ ફરજિયાત છ વાગ્યા માં તો બધા ઉઠી જ જવું જોઈએ આવો એનો આગ્રહ હોય તો સવાર માંથી મહાભારત થાય કે નહીં પણ એની આગ્રહ ઢીલો મૂકી દેવો હવે આજના છોકરા આવા જે હવે આઠ વાગ્યા આઠ વાગે ઉઠે મારે ચા પાણી પીને બારી મંદિરે નીકળી જવાય એ અઠાગ્રહ મૂકી દે તો શાંતિ છે ને એટલે એ એ બધા જે આધારો છે એને સમજી સમજીને માણસ છોડે તો ઓટોમેટિક એને ક્રોધ સમાન થાય છે પણ એક વાત છે પ્રવૃત્તિ લઈને બેઠા હોય સમજો પ્રવૃત્તિ લઈને બેઠા હોય છે કોઈ કાર્ય હોય ત્યારે કોઈક ને કઈ ગુસ્સે થઈને કેવું પણ પડે છે કેમ કે ઘણા મોટા ભાગના લોકો એવા છે કે જ્યાં સુધી તમે કડક થઈને કે ગુસ્સે થઈને કઈ વાત ન કરો ત્યાં સુધી તમારી વાતને ધ્યાન ઉપર પણ ના લે તમારા જ છોકરા થોડા જો કડક થઈને તો પછી તરત કઈક પણ સાધુ બેઠેલા મેમાન સાધુ બેઠેલા આશ્રમ એનો ચેલો પાણીનો ઘોડો જુના જમાની વાત લઈ અને કુએ પાણી ભરવા જતો માટી નો ઘોડો સિંચણીયુ લઈને એટલે ગુરુ એ કીધો ક્યાં જાય છે અહિયાં આ ઘડો લઈને ક્યાં જાય પાણી ભરવા સામે વાવે ફેરવીને બે લાફા માર્યા સંભાળજે ઘડો માટી ગળો લઈને વિયોગ પણ મહેમાન સાધુ તેને ગઈ ઓલો હાવ વિચારો હજી જાય છે કઈ તકલીફ નહીં હવે ઓકે હું પાણી ભરવા દો બે લાફા ઢોક્યા એને કે જા ગળો ફોડી નાખતો નહી એટલે એને પૂછ્યું કે આવું કેમ કર્યું તો કે આમ જ કરાય ઘડો ફૂટી જાય પછી શું મારવાની જરૂર આવે ફૂટશે નહી એને ખબર પડી ગઈ નથી ફોડ્યો તો બે નાખ્યા તો ફૂટે તો શું દશા થાય એટલે હવે ઘોડો ફૂટશે નહી એટલે પ્રવૃત્તિ છે માર્ગ એમાં ઘણી વાર કઈક કડક થઈને કેહવું પડે તો એમાં સૌ સૌ વિવેક ઉપર બે માર્ગ છે ભાઈ આ તો બધું હું તમને ચિંતન કરીને કઉ છું ચોપડી ને તો નહીં મળે એક વસ્તુ એ કે જો તમને એમ લાગે કે આ કામ પાર પાડવા જેવું યોગ્ય છે તો ગુસ્સે થઈને પણ પાર પાડો અથવા તો પછી તમારી વિવેક ઉપર છે કે કામ ઉલાળિયો કરી નાખો મારે કેટલા ટકા જવા ભલે બગડતું આપણે શું લેવા દેવા તો તમારા મનની વાત છે તો ઉલાળીઓ કરીને કાઢી નાખો તો ગુસ્સે ખાવાની કોઈ જરૂરત નથી પણ તમે ગણતરી વિચારો કે આ કામ બગડવાનું જ છે આનાથી નુકસાન થવાનું છે તો ગુસ્સે થઈને પણ કામ પાર પાડો तो ये शास्त्रों में मन्यू कहो मनु एट पवित्र क्रोध कहो भले नाम जो लखोते थोड़ो फायदो परंतु आखिर क्रोध क्रोध व्यवहारिक दृष्टि ये क्रोध कदाच फायदाकारक है आध्यात्मिक दृष्टिए सरासर विघ्न रूप है एट्ले आध्यात्म दृष्टि क्रोध नड़तर रूप है भगवान ने गम तो नहीं आवरण थे भगवान अपने सुख आत क्रोधी भगवान ने गमत नहीं बीजो थे, महाराज के मैं कपटी गमत नहीं ते ग एक एक बात ते कि मैंने गमत नहीं कपे हो જે હોય એને ઢાંકવું એને કપટ કહેવાય અને જે ન હોય એનો દેખાડો કરવો એને દંભ કહેવાય હોય એને ઢાંકવું એને કપટ ન હોય એનો દેખાડો કરવો એને દંભ કહેવાય પણ કપટ અને દંભ બે સાથે જ હોય કારણ કે જે કપટ કર્યું છે એ જણાય ન જાય એટલા માટે કાંઈક તો દંભ કરવો જ પડે એટલે સાથે હોય જ પણ કપટનો સીધો અર્થ મનમાં જે હોય એ છુપાવી રાખે નિખાલસ ન થાય મને તમે કેજો કે આપણી પાસે કોઈ બેસતો ઉઠતો હોય આપણો આપણો જ કેવાતો હોય મનમાં કઈક છુપાવે નિખાલસ ન થાય ગમે અરે પ્રીત તા પડદો નહીં પડદો તા નહીં પ્રીત પ્રીત અને પરદો રખેવો તો દુશ્મન કિરી પ્રીત પડદો બેય રાખે તો છુપો દુશ્મન છે સત્સંગમાં તો મોટી એની ખોટ છે એક એક વાત આમ આમાં રૂવાડા મજા પડી જાય એવી ઋષિકે સરદ્વારા હિમાલયની તળેટીમાં એક સાધુ યોગ સાધના કરે ઘણા બધાની પાસે બધું કર્યું પણ એને હજી આમ જોઈએ એવું પ્રાપ્તિ ન થાય એની ગુંચ ઉકેલે અમુક એટલે બધાને પૂછે રાખે મારી આ ગુંચ ઉકેલ્યા કોઈ યોગી કોઈ સાધુ કોઈ કહે તો ત્યાં જાય પણ ગુંચ ને યોગ સાધના તો આંતરિક છે એમાં એને એક જણા કીધું તારે આ ગુંકેલવી હોય ને તો ભયંકર કઠિન રસ્તે હિમાલયની અંદર એક જગ્યાએ કઠણ છે પણ તું પહોંચો એના ચરણે ગયો તારી તમામ સમસ્યાનો અંત એ સાધુ એટલે સમસ્યાનો અંત તું જા પણ પોચવું કઠણ છે હું પોચીશ રસ્તો થોડો થોડો બતાવી દીધો દિવસોની મહેનત ભયંકર હાડમારી હિમાલયનો રસ્તો આડબીડ જંગલો ઘણી જગ્યાએ તો કોણીઓથી ટ્રેકિંગ કરીને માણસ ગયો જીવના જોખમે લોહી લુહાણ હાલતમાં દિવસો પધી ગુફા જડી કહ્યા પ્રમાણે એ પેલો યોગી બેઠો છે આને થયું કે વાહ મારો જીવન ધન્ય કેટલો હરફ થયો હશે વાત જોજો તમે કેટલો હરખ કે આજ મારી સમસ્યાનો અંત મળ્યો આંખમાં રખના આંસુ આવી ગયા સાંક દંવત કરીને પગમાં પડી ગયો પેલા સાધુએ કીધું રખો રખો આ ગયો વહી આદમીને રાસ્તા દેખાયા ને બેઠા બેઠા કહી દીધું વહી આદમીને રાસ્તા દેખાયા ને હા મહારાજ મને એમણે જ કીધું એને થઈ ગયું કે આ બધું જ જાણે છે પણ કપટની સમસ્યા જોઈજો કીધા પેલા કહી દીધું પેલા વોલે રાસ્તા દેખાય ને આને થઈ ગયું બધું જ જાણે છે આ મારી સમસ્યાનો અંત લાવજો હા મહારાજ હું આપની પાસે આવ્યો છું બહુ થોડ પ્રયાસ એસા કરો પેલે થોડા ભોજન ખા ફેર હમ બાત કરે અને કાષ્ટ નું પાત્ર હતું કાતમાં તો બીજું શું મળે તો સાટા પેન્ટ જલ્લાબી મહેસૂસ એવું તો કઈ હોય નહીં વનસ્પતિ ના ये हमने राखेला से ये पहला पात्र काष्ट ना पात्र मा या को लो ये निजरना बहता है उसकी तक पे बैठो और शांति से भोजन कर लो याद रखना भोजन को छाणना नहीं जितना है वो सब खा जाने का आ? ये प्रसाद है हा बाबा अरा करके आओ पूरा खाके आओ गयो નદીના કિરણ ચરણા બેઠો એક પછી કંદમૂળ ખાય પણ ખૂટે નહીં ભૂખ ભરાઈ ગઈ પેટ ભરાઈ ગયું થોડો ઘણા કંદમૂળ વધ્યા પણ હવે નાખીએ તો ચાલે એટલે આને એમ થયું કે હવે આ તો ખવાશે એટલે એ પાત્રના કંદમૂળને નદીમાં વહાવી દીધા ખાલી પાત્ર ધોઈ ગુરુજીની સામે બેઠો પાત્ર રાખી દીધું પ્રણામ કર્યા ગુરુને પૂછ્યા સબ ખા ગયા ત્યાં હા મહારાજ સબ ખા દાળી છે કપટ ની સમસ્યા જુઓ એને ખબર છે કે ગુરુ જાણે છે હું આવ્યા પેલા બધું જાણતો હતો એની આગળ કહેવાની જરૂર હતી છુપાવવાની જરૂર હતી પણ કપટ અક્કલ મારી નાખે તોય એને કપટ કર્યું ખોટું બોલ્યો હતું એ ઢાંક્યું ઋષિક કે શરદ્વાર ને નદીના તળેટીમાં બેડ્યો હતો દેખો જ્યાં ખોલી તો પોતે જ્યાં હતો ત્યાં હિમાલયના તળેટીમાં પીડ્યો પાછો આંખ્યો ખોલી તો એનું પોતાનું ઝૂંપડું આ શું ગુરુ ની કેટલી યોગ સામર્થ્ય ત્યાંથી લઈને ત્યાં નાખી દીધું એ કપટ રેકો વિદ્યા આજ મુજે અને એ પ્રભાવથી એને તળેટીમાં નાખી દીધો પછી પછતાવાનો પાર રહ્યો નહી પણ કપટ એ યોગ સાધના કે સત્સંગ સાધના કે ધર્મ સાધનામાં બહુ ભયંકર પરિણામ લાવે વાત નાની એ ન ખાધું આપણને નાનું લાગે પરિણામ બહુ ભયંકર મોટું આવે એટલા માટે શાસ્ત્રો કહે છે વૈદ આગળ કપટ કરો રોગ ન માટે શરીર રોગ ન જાય વૈદ આગળ જાવ ને પછી કપટ રખાય ડોક્ટર આગળ જે થતો હોય કઈ દેવું પડે શરમ સંકોટ બધું મૂકીને પછી બધું કેવું જ પડે પણ ત્યાં જો કપટ રાખે ઈ તમને એમ પૂછે તમને જાડા થાય છે ના ના મને કોઈ જાડા એ જે થતું હોય કપડા બગડી જતા હોય બધું કઈ દેવું પડે કંટ્રોલ નથી રહેતો નથી બધું કેવું જ પડે એમાં કપટ રાખાય નહી જો કપટ રાખે એક જણા વૈદ્ય દવા શરૂ કરીને પછી કીધું ગમે એટલું બધું બીજું બધું ખાજો પણ ખટાઈ કોઈ પણ જાતની નહીં ખાતા અને આને ઓલે દહીં છાસ વગર ચાલે નહીં ઘણા ને જો ઠંડો હોય શરદો હોય હોય તો પછી નાક પકડીને પણ જવા દે એમ કે છાસ દઈ માં શું આપણે હાડમાં જ છે ને એમ અને એ મહિનો દવા લીધી પછી જે દવા ફૂટી નીકળી મરતા મરતા બચો એટલે વૈદ આગળ રોગ મટાડવો હોય તો કપટ કરાય નહી એમ ભવરોગ મટાડવો હોય તો સત્પુરુષો આગળ કપટ કરાય નહીં નહીં ભવરોગ જાય નહીં શ્રીજી મહારાજુ પથ્થર ની શિલા એના ઉપર સાકર વાટતા સરબત પીવું છે સાકર નો કાંગડો લઈને વેલન જેવું કઈક લઈને વાટતા હતા સાથે પારસો દારાજા નીકળ્યા એટલે મહારાજ ઉભા રહ્યા શ્રીજી મહારાજ એટલે સાધુ ને કે આ શું છે કઈ નહિ મહારાજ થોડું નમક મીઠું છે મીઠું વાટું છે જરા મારે પાણી ની છાસ માં નાખે પીવું છે મીઠું નમક છે ભગવાન જાય છે બોલો હવે હિંમત નહી એટલે મીઠું છે મહારાજ પાક્ ભગવાન ને મહારાજ અરે ચાટતો આ જરાક ચાચતો આ મીઠું છે નમક છે આ ચાકી મહારાજ આ તો સાકર છે સાધુ હોય ગયા મહારાજ કે આવી રીતે જયારે કપટ કરે તો દોષ ક્યારે જાય એટલે કપટ કરે તો આંતરિક દોષો કોઈ દિવસ ટળે નહીં વૈદ આગળ જેમ નિષ્કપટ થવું પડે એમ સત્પુરુષો આગળ ભગવાન આગળ નિષ્કપટ થવું પડે આ તમારે અંગ્રેજીમાં સંસ્કૃતમાં બધે હોય છે ત્રણ ડિગ્રી હોય છે ને પોઝિટિવ કમ્પેરેટીવ સુપરલેટિવ હાઈ હાયર હાયસ્ટ બેડ વર્ષ વર્ષ આ ત્રણ છે ને એમ ભૂલ કોઈ પણ થાય અને ન કહી શકે છુપાવે એ ખરાબ તો છે બેડ તો છે પણ એનાથી ખરાબ વર્ષ એ છે આમાં ત્રણેય ડિગ્રી છે કપટમાં કપટ તો બહુ ભયંકર દોષ છે એનું જાડું મોટું છે એટલે બીજા નંબરનો ખરાબ કપટી કયો છે ભૂલ થાય ને ન કબૂલી શકે એવું બની શકે દોષ ન ટળે એ બધી વાત પોતાને સહવી પડે બરાબર છે પણ એનાથી ખરાબ વર્ષ કયો છે જે ઈરાદાપૂર્વક કપટ કરે છે ભયંકર કાવતરું કરે છે દગો રચે છે એ ભયંકર છે પાસે એક સરસ માતા તો ઘોડો પવન વેગી એનું નામ જ પવન વેગી ઘોડો આખા પંથકમાં પંખાય હવે એક લૂંટારો બારવટીયા જેવો જે ધાડપાડો હતો ને કરડો માણસ એને એ ઘોડા ઉપર નજર પડી અને પેલા જમીનદાર ને મળ્યો કે તમે મને આ ઘોડો આપો જોઈએ કિંમત લેવો પેલો કે ભાઈ કિંમતનો કોઈ પ્રશ્ન નથી પણ આ ઘોડો છે ને એ તો મને દીકરા કરતા વાલો છે એટલે ઘોડો તમે નહીં માગશો બીજું તમે મિલકત લૂંટી ને માગો છો તો મારી પાસે પૈસાનો પાર નથી તમે પૈસો માગો એટલો આપી દો પણ ઘોડો ન તમે માગો પેલો કે ના મારો ઘોડો જ જોઈએ છે તો કે પ્લીઝ ઘોડો તો હું નથી આપી શકું એમ મારા જીવ સાથે જડાયેલો છે મારી આટલી ભાવના તમે સમજો પણ ઘોડો તમને નહી મળે પેલો કે લેવો પડશે તમારી પાસે જમીનદાર ખાધેલો પીધેલો માણસ હું પોચેલો છું ઘોડો મળી જાય આ મે તારી સાથે બહુ સરળતાથી વાત કરી પણ તું જેમ બધું કરી શકે છે હું બધું કરી શકું છું એમ ઘોડો તો મળે નહીં તો કે હું ઘોડો લીધે પાર કરીશ તો લઈ જોઈએ કેમ લેવાય છે થાજે ભાઈડો તારી પાસે બાર જોટાળી છે હું એમ કઈ તને છોડીશ નઈ જોઈશાળો જે કરોડો માણસ હતો એની ખબર તો હતી જમીનદાર પહોંચેલો છે એટલે આમાં જટાજટી કરવા માં કઈ ઘોડો હાથમાં આવશે નહીં કદાચ હું ઘોડા લડવા લેવા જઈશ પેલા મને ઢાળ દે તો ઘોડો તો નહી મળે હું જઈશ એટલે એને એક ટ્રીક કરી એકવાર આ જમીનદાર ઘોડા ને પાણી પાવા બાર તળાવ સરોવર હશે ત્યાં નીકળ્યો એની નજર આમ માલિક ઉપર હોય આમ એવા કેવા ખાનદાન પશુઓ બધા એટલે બેઠો છે ઘોડો એની બાજુમાં ઉભો છે હવે એમાં એક સાધુ લંગડો બીમાર જેવો થકો માંદો સાધુ ત્યાંથી નીકળ્યો એટલે જોયું ઘોડો જોયો સાધુએ એટલે પેલા સાધુએ કરગરીને પેલા કીધું કે ભાઈ મારી સામે ધર્મસ્થાન જે છે મંદિર નાનકડું ત્યાં મારે દર્શને જવું છે માથું ટેકવા જવું છે તમે મને જરા ઘોડો આપો તમે બેઠા છો દર્શન પ્રણામ કરી અને હું તમને પાછો ઘોડો હમણાં આપી દઉં છું સાધુ ને જોઈને જમીનદાર ને એમ થઈ ગયું કે વિચારો સાધુ છે ભલે એમાં ઉલટાનું મારું સેવામાં કામ થશે જાનવરનું રોડું થશે રોડું થશે ના શકે તો જમીનદારે ટેકો દીધો ઘોડા ઉપર ચડાવ્યા બાબા ત્યાં ઓટો છે મંદિર નો હાથી ત્યાં ટેકો લઈને હું ઉતરી જઈશ અને હમણાં પાછું હું ત્યાં ઓટે ચડી અને પાછો તમને ઘોડો આપું છું એ જેવો માથે ચડ્યો ને હરે હાથમાં લીધી ઘોડા ની આટલે પેલો ઉતારી નાખ્યો ઓળખ્યો आ हू पेलो अरे घोड़ो लाइ गोड़ो ले गयो। हाम ना ते दीधो हम तू मै तो मार्ग घोड़ो जो तो नहीं भाई तू मौपी दे ने अत बंदूक पड़ी छे। તો જોઈતો નથી હવે લઈ જા પણ એક વચન મને આપ દિલ ખોલી સાંભળવા જેવી વાત મને એક વચન આપ શો માગો એ વચન વચન ને હા ઘોડો લઈ જા પણ જીવે ત્યાં સુધી કોઈને કેતો નહી આ ઘોડો સાધુ થઈને પડાયો છે નહી કાલ સવારે કોઈ સાધુ વિશ્વાસ નહીં કરે તું ઘોડો રાખ છેતરીને ઘોડો લીધો છે તો કોઈ ખરેખર કોઈ સાધુ વિશ્વાસ નહીં કરે કોઈ લંગડા વિશ્વાસ નહીં કરે એને કોઈ મદદ નહીં કરે એક આ ભગવા કપડા માંથી શ્રદ્ધા ઉઠી જશે એટલે વાય સૌથી મોટો અપરાધ એ છે કે અંદર થી અને ઉપરથી સાધુનો લિવાસ એ સત્સંગનો મોટામાં મોટો અપરાધ છે ધર્મમાં કાચું હોય મહારાજ લોયાના છઠ્ઠા બચાવ ક્લેરીફિકેશન કરે છે કે કેટલા કપટ કહેવાય કેટલા નિષ્કપટ કહેવાય ધર્મમાં કાચું હોય ત્યાગમાં કાચું હોય વૈરાગ્યમાં કાચું હોય બ્રહ્મચર્યમાં કાચું હોય બધી રીતે કાચું નિશ્ચયમાં કાચું ઉપાસનામાં કાચું અને ઉપરથી એવી બધી વાતો ને જડીજોગ એવા મીઠા પાણી પાય પાય ને બધાનું સમાજનું શોષણ કરે એ ભયંકર મન મેલા તન ઉજળા બગલા બેઉ રંગ તેથી દૂધી ખાય એકલા પડે એટલે જલેબી સાટા ઉલાડી જાય અને આ કપટ સમાજમાં છેતરમાં ના સાધુના લીબાસમાં આ બધું હોય એટલે એનો ગમે ત્યારે કપટ તો બહાર આવે ખેતરમાં એક જણો વાવતો હતો આ કપડ તમે ગમે કરીએ એક વખત બહાર આવ્યા વગર તો રહેવાનું જ નથી ખેતરમાં એક જણ વાવતો હતો એમાં બીજો નીકળ્યો હતો એને પૂછ્યું કે ભાઈ શું વાવો છો તો કે નથી કેવું જા અને પેલો કે કાંઈ નહીં ના કયો તો અઠવાડિયામાં ઊગશે એની મેળે ખબર પડશે ઉગશે એટલે ખબર પડશે આવ્યો હોય પછી તિલક ચાંદ નો બધું હોય પણ ઓડકાર આવે ખબર પડ જાય એ ક્યાં જાય છુપું થાય બહાર આવે અને જયારે આવું શૈતાનયતનું કાર્ય બહાર આવે ત્યારે પુરા સત્સંગને ધક્કો લાગે છે અને ત્યારે મોટામાં મોટો પૂરા સત્સંગનો અપરાધ થાય છે એટલે કપટી મહારાજ ને ગમતો નથી આ હાયર છે એનાથી હાઇસ્ટ વર્ષ એ છે કપટી કે જે ભગવાનના ભક્તોને સુ ઉડાવી છે દાળી દે છે કપટમાં નામઠામ નહીં દઉં બનેલી ઘટના દ્રષ્ટાંત માટે બાકી કઈ લેવા દેવા નહીં એક સાધુ સંપ્રદાયમાં એક મંદિર મંદિર ને સાચવે એના હાથ આઠ સાધુઓ બધા મંદિરમાં રે આ વાગ્યા ને જમાડે સાચવે ઉતારા પાણી કરે સત્સંગને સાચવે મંદિરને સાચવે સાધુ બહુ સારા ભલા ખરે ખર સાધુ સારા વર્ષો પેલાની વાત એમાં એક દિવસ છ સાત હરિભક્તો આવ્યા પણ હરિભક્તો એટલે તમે જોઈને ખુશ થઈ જાઓ હવે સોપારી સોપારી જેવડા ચાંદલા ચીપિયા ચીપિયા જેવડા તિલક ધોળા બગળા જેવા લુગડા આને કીર્તન ની ધૂન ભજન ની એવી રમઝટ બોલાવે કીર્તન કીર્તન હેલી બનાવે સાધુ ને એમ થઈ જાય ઓહો આની ભક્તિ તો જુઓ ભક્તિ તો જુઓ આ થાય કે સ્વામી આજે આ ભાઈ ની રસોઈ ને ઠાકોરજી ના થા તમારી જેવા સાધુ અમારે તીર્થે નીકળ્યા છે પણ તમારી જેવા સાધુ ને તમારો સમાગમ કરીએ અને ભજન એવું સુખ આપે છે આજે સાધુ એવા ખુશ થાય કેવારિયો ગાજતું થઈ ગયું કેટલા હરિભક્તો લાભ લેવા મેળા બીજે દિવસે સામી આ ભાઈ ની થા ત્રીજા દિવસે સામી આ ભાઈ ની રસોઈ સાત દિવસ આવી રીતે રસોઈ ને સાધુ ખુશ થઈ ગયા પછી એક દિવસ છેલ્લે કે સ્વામી આપણા મંદિરની સાથે પેલી જોડાયેલી જમીન છે ને અને ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા છે સ્વામી બધા હરિભક્તિ વાળા છે તો ત્યાં થોડોક મોટો ઓટો ને જો સરખું કર્યું હોય ને તો બધાને લાભ બહુ મળે સ્વામી કે આ એ વાત છે પણ કોણ કરે હું વિચાર કરું મનખો કરું પણ થાય નહીં તમ જેવા કોઈ વળી પૈસા હોય તો કરે એટલે સ્વામી અમારો ભાવ થયો છે તમે જેવા સાધુ ને જોઈ ને કે ત્યાં સોરો ઓટો સારો કરીએ મહારાજ ના પધારી દઈએ દર્શન નો લાભ મળે તો એ કામ તમે કરો તું તો બઉ રાજી તો કે સ્વામી કામ કરવા જાય ને કોઈ અમે પછી માથાકૂટ થાય તો પેલા તમે સહી કરી દો કાગળમાં તો પછી કોઈ વાંધો નહીં હું રાજી છું મારી મંજૂરી છે આ કરો હા તો એ હું કરી દઉં પેલા એ કાગળિયા બધા લાવવા તૈયાર કરીને સ્વામી બના તો નતા મારા અંગૂઠા ઓટો બનાવે છે હમણાં ઓટો મોટો થાય હમણાં ઓટો મોટો થાય પછી ખબર પડી કે આખી જમીન પડાવી હાથી જણા ભાઈ ગયા તે દિન ઘડી નાજ નો દી એ પેલા સાધુ ખબર પડી એને જે આગ લાગી દિલ માં મે આ શું કર્યું હાય રામ આવું આવું આવું મારાથી થઈ ગયું એને તડપે માથા પછાડે રોવે હવે શું થાય લ્યો આ સત્પુરુષ ને જે કપટ કોચવે એનો ઉદ્ધાર થાય ને પણ હવે આમાં તો થાય જ ને આવા બધું તમે જો ઘણા લોકો હોય સ્વામી સામી કરે ને પાછો હોય ભેજામાં કઈક બીજું જ હોય એવા પગમાં આળોટી પગ ધોવાની જરૂર ન પડે એટલા પગલે વાત મૂકી દો તમારી ભાઈ ભાઈ પેટમાં બધું જાણી પછી બીજા ન કહી દેતા હોય આ ભયંકર અપરાધીઓ છે સત્સંગ ને જાસૂસી ને મેળ કેમ આવે ભાઈ નિખાલસ થાય પરમ સત્સંગ છે કપટ છે વિશ્વાસ જ પેદા થાય કોર્ટમાં કેસ હતો ને છેતરોતો હતો જજે ઓલા છેતરનારા ને કીધું ભલા માણસ તારો નજીક તારા ઉપર વિશ્વાસ મૂક્યો અને એને જ તે દગો દીધો ગુનેગાર કે જજ સાહેબ વિશ્વાસ ન મૂકે એને છેતરી કેમ શકાય વિશ્વાસ મૂકે અને એને છેતરવાનો શ્રીજી મહારાજે ડભાણ માં યજ્ઞ કર્યો અને બાપુભાઈ હતા તે લિયો એમણે બધો એવું બધું સંભાળ્યો એ વખત વાત બે રૂપિયા કાતરી લીધા એ તો ભગવાન હતા બધું હાથ થઈ જાય બધું બરાબર છે ને કપટના જાડા મોટા ખોટું બોલવામાં ખોટું કરવામાં ચોરું કરવામાં માલ બીજો ભટકા બધી જગ્યાએ ભેળસેળમાં ભ્રષ્ટાચારમાં લાંચ રુચ ચોરીમાં બધી જ જગ્યાએ કપટ લાગુ પડે એવડું મોટું જાડું છે રામાનંદ સામે પુતળી સોનું દીધું સાચો એટલે સાચો ને પછી મને આપજો સદાવ્રત કામ આવશે પછી માગ્યું કપટ કર્યું મે તમને આપી દ સ્વામી ના એકાંતિક ભક્ત જેવા ગણાય પણ લોભ લાગ્યો કુંભી પાક નરકમાં પડ્યા ગોવર્ધનભાઈ ના ફાય માંગરોળના એ ગોવર્ધનભાઈ સમાધિ માં જોયું આ તમને કુંભી પાક એટલે મહારાજ ને જાગીને કહ્યું મહારાજ મારી ફઈ બાતો એકાંતિક ભક્ત ને એ કુંભી પાક એને જઈને પૂછ અને પછી કીધું કે દીકરા મારી આ ભૂલ થઈ છે મેં કપટ કર્યું ગુરુ આગળ દ્રવ્ય ઓળવી લીધો એને પાપે કુંભી પાકમાં પડી છું ભગવાન ના અપરાધ નજર માં લે છે લક્ષ્મણે અયોધ્યા માં રામને પાછા આવી ગયા પછી લંકા થી એક પ્રશ્ન કર્યો વાત નાની મર બહુ મોટો લક્ષ્મણ રામ બે જ બેઠા હતા છે તો કે મહારાજ મે ચૌદ ચૌદ વર્ષ અપલક નેત્રે રાત્રે પણ સૂતો નથી એવી રીતે નિદ્રા ને તજી નારીને તજી અઠંગ બ્રહ્મચર્ય નિદ્રા જીત થઈને મેં તમારી સેવા કરી માનકી ની સેવા કરી મહારાજ મને એક સંશય રીતે છે આટલી સેવા આટલું સમર્પણ આટલી જાગૃતિ છતાં મને લંકાના મેદાનમાં ઇન્દ્રજીત સાંગ બાણ મને લાગ્યું કેમ મને લાગ્યું કેમ ન જોઈએ મારી ભૂલ ક્યાં છે ભગવાન રામ હસ્યા ને કીધું લક્ષ્મણ ને ભૂલ છે ઇન્દ્રજીત સાંગ તને અડે નહીં પણ અડી તને ઘાયલ કર્યો મૂર્છિત થઈ ગયો સેવા કરનારો કોઈ જન્મ છે નહી એવી કસર નથી તો યાદ કર લખન આપણે શબરી ના આશ્રમમાં ગયા તા હા શબરી ભીલ જાતિની હા એમણે બોર આપ્યા હા ઈ બોર એટલી ભાવુકમાં અડધું ખાય ચાખી અને પછી આપણને બેય ને આપતી હતી હા એ બોર મેં પ્રેમથી ખાધા કારણ કે એનો પ્રેમ હતો માં કૌશલ્ય મને એમાં દેખાતી હતી એટલે મેં એના બોર પણ ખાધા અને એમાં પ્રેમ પ્રેમ જ ભેરો પણ લક્ષ્મણ યાદ કર તને ચાખીને બોર આપતી હા તે ખાધા નહીં કપટ કર્યું કે આનું કેમ ખવાય આપણે ક્ષત્રિય ભગવાન તો બહુ ભાવુક છેલ ખાય એટલે તે બોરને આમ પાછળ જવા દીધા ને ખાલી મોઢું આમમાં હલાવી રાખ્યું ઓલી બિચારી વૃદ્ધા એટલે એને કઈ દેખાય નહીં શબરી વૃદ્ધ હતી આંખે ઝાંખું દેખાય તું ખાય છે કે કપટ કરે છે એ તો પ્રેમથી દર વખતે ચાખી આપે અને મોઢું ખાલી આમામ આમ કરપટ રાખ્યું શબરીની સાથે એટલે પ્રેમનું કવચ ન થયું એટલે તને ઈન્દ્રજીત સાંગ ફટકારી તને વાગી કાચો રહી ગયો લક્ષ્મણ કાચો રહી ગયો જો તે એનું બોર ખાઈ લીધું હોત અને શબરી આગળ કપટ ન કર્યું હોત જે સબરીના પગમાં હું પડી તો એની આગળ કપટ કર્યો લક્ષ્મણ એના ઉપર હું પણ રહે ન કરું હે મહારાજ હા તે જો એ બોર ખાઈ લીધો હોત તો લંકાના મેદાનમાં બાણ કાંઈ ન કરી શકાય પણ લખન યાદ હજી રાખ તું જીવવાનો નહોતો હે મહારાજ હા તું બેઠો જ થવા નતો નહોતો કારણ કે ભગવાનના ભક્ત આગળ કપટ કરી બેઠો ન થાય તો મહારાજ તે જે બોર નાખી દીધા ઈ બોર ને પક્ષીઓ દ્રોણાચર પર્વત ઉપર ગયા ત્યાં જે વનસ્પતિ મહારાજ અને લક્ષ્મણ કીધું લક્ષ્મણ રામે કીધું લક્ષ્મણ મોહી કપટ છલ છિદ્ર ભાવા મને કપટ છલ પ્રપંજ આ બધું મને ગમતું નથી નિર્મલ મન જન સો મોવા જેનું નિર્મલ આયે સભ એક કપટી ન તેરે ન તરે મેરે મહારાજ એટલે કપટ કરવા જેવું નથી શાંતિ જીવવા જેવું છે ત્રીજું છે માન માની મહારાજ કે માની ગમતો નથી જો ભાઈ એ હા સાપ દિલ ની વાત છે માન મને ગમે તમને ગમે જ્યાં સુધી બ્રહ્મ નથી થઈ ત્યાં સુધી માન કોને ન ગમે સૌને ગમે સૌને ગમે ખુલ્લા દિલ વાત છે આદર સત્કાર મીઠો મીઠો આવકારા કોને ના ગમે બધાને ગમે પણ નથી અગવડતા સગવડતા હોય અને આપણને આવો ભાઈ ના કહેવાય તો આપણને વિવેક રીએ કે અત્યારે આ ભાઈ આમાં કોને આદર આપે અને આપણે સુકામ્ય રખાય એ વિવેક રહે અને માઠું ન લાગે તો આપણે નોર્મલ પર્સન છીએ પણ એવા પ્રસંગમાં જેને એમ રે મને આવો ભાઈ કેમ ન કીધું મને ખુરશી કેમ નાખી દીધી મને આગળ કેમ ના બેહારો એવું જેને રે એનું નામ માની માનીનું પેલા ક્લેરીફિકેશન તો કરવું પડશે આ માની બીજું આપણને કોઈ અપમાન કરે તો ખરાબ લાગે હવે ક્યાંય આપણે ગયા તરત આપણે હું કુતરા માઈ લે છું તો સારું લાગે આપણે એમ કે કુતરન જેમ શું હાઈ લેવા છે તો આપણે એ એ દાદ કાઢે તમને બહુ સારું કીધું એમ આપણને કારણે બે નાખી દેવા જોઈએ અપમાન કરે તો આપણે માઠું લાગે માની અપમાન કરો માઠું લાગે એવું નહીં એને સન્માન કરો પણ એમાં થોડું ઓછું કરોનું અપમાન લાગે ઘરે જમવા બોલાયું હોય બે વાનગી ઓછી કરી હોય એને ખોટું લાગે થોડું ઓછું સન્માન એ માટે એના માટે અપમાન સમજી બેસે એ માની ત્રીજું બધાના સરખું એને સન્માન આદર આપો તો તૃપ્તિ ન થાય બધા હું શું વિશિષ્ટ એટલે એને જાડો ને ગુલાબનો સ્પેશિયલ મોટો હાર લઈને ગળામાં નાખો પછી એને તૃપ્તિ થાય એ માની એક સરખું સન્માન એ ન મેળવે ચોથું આપણને માનની ભૂખ ક્યારે થોડી આપણાથી નાના હોય બરાબર હોય ત્યાં આપણે એને તો ગમે તેવો મોટો હોય એની આગળ પણ એને માન જોઈએ કારણ કે પોતે જ પોતાને સર્વ થી છે એટલે બધા એને માન આપે તો જ એને તૃપ્તિ થાય તો જ એને ઠીક પડે એ માની અને પાંચમું તો એનાથી ભયંકર હું કે તમે કઈક સારું કામ કરીએ દાન કરીએ સેવા કરીએ ભલમાન કામ કરીએ અને એના પરિણામે આપણને કોઈ માન મળે સર્ટિફિકેટ મળે કે સન્માન મળે કે ગુલદસ્તો મળે કે આવ ભાઈ બે શબ્દો મળે તો આપણને સારું લાગે એનું કારણ છે કે આપણે એના અધિકારી છીએ કામ કર્યું ને મળ્યું છે તો ગમે માન એવો છે એડવાન્સમાં માન માંગે છે એને વખાણો તો દાન કરે એને માન આપો પછી કઈક સેવામાં આવે માન આપો પછી જ કઈક કામ કરે એ માની સ્પેશિયલા કેવા છે કાચ વાસણ જેવા ટકોરો લાગ્યો તૂટ્યું બઉ જાળવું પડે કાચનું વાસણ પણ હું તમને દ્રષ્ટાંત દઉં તમારે અહીંથી દિલ્હી જવું છે આને કઈ કાચનું વાસણ એ એકદમ ટેન્ડર નાજુક એ દિલ્હી લઈ જવાનું છે ગાડીમાં મોટર ગમે ત્યાં જાવ છો પણ પેકિંગ વગરનું છે વિધાઉટ પેકિંગ એમાં થર્મોકોલ કે એવું કઈ મૂક્યું જ નથી હવે એને તમે કેમ પહોંચાડો ખોળામાં જ રાખવું પડે ચોવીસે કલાક ગાડીનો હળદો લાગે તો અરે આમામામામામા થઈ પણ એ તમારે એને સાચવવું પડે એમ માની છે ને કાચનું વાસણ અને પાછું પેકિંગ વગરનું છે સતત એને તમે જ રાખો પેલા ખોળાના છોકરાની જેમ તો જ એને પોસાય બાકી તરત ટકોરો પડ્યો તરત કટકા કટકા થાય કાચના વાસણના એટલે ભાઈ તૂટી જાય એટલું નહીં લોહી લુહાણ કરી નાખે તૂટી જાય કેટલાય કાચ વાગી લોહી લુહાણ કરે વિચાર એ કરવો પડે કે આને નાખવું ક્યાં તમે જો ઘરમાં કોઈ કાચનું વાસન આવે નાખવું આવું કાચનું વાસણ તમે મહારાજ ને જે ગમે છે ગમે છે એનું એક તમે હું કમ્પેરિઝન માટે એક વાત કહું ગોખરવાળામાં મંદિર માં એનું યોગદાન ગણું હવે એ જમાનામાં એને બધું કરાવેલું હોય ગુણાતીતાના સ્વાય મંડળ સાથે વધારેલા ગોખરવાળા ગામ સાંજનો સમય ચોમાસાનું ટાણું સંતો ના બેઠેલા એમાં આવેલા હરખા પટેલ આવ્યા હવે ત્યાં પગથથી એ પાણીનું માટલું રાખેલું ને એક લોટો રાખેલો કોઈ હરિભક્તો આવે ચોમાસા લીધે ગારા પગ થાય તો મંદિર પાછળ બગડે ને એટલે ત્યાં અંદર આવે તો સગવડતા બધી કરેલી પણ આ પટેલ આવ્યા એમનું સીધા ગારા વાળા અંદર ચડ્યા એટલે ગુણાતીતાની સામે આમ બેઠા હોય ને હરિભક્તો આમ બેઠા હોય એટલે એનું નજર પડ્યું એટલે સીધો કે પટેલ પગથિયા જરા પાણી છે ને જરા પગ ધોઈ ને આવો અબાઉટ ઘરે જતા રહ્યા બસ મને કીધું સામીએ પગ ધોઈને આવો મંદિરા બાપનું છે મંદિર અમે બાંધ્યું મજૂરી અમે કરી આ બધું સાચવું અમે આવી તો મહેમાન જેમ બેસી ગયા અને હવે અમને ગરવા દેતા નથી પગ ધોઈને આવજો અરે બગડ્યું હોય તો અમારે ધોવું છે એને ક્યાં ધોવું છે એને ક્યાં વાંકા વળવું છે અને અમને બધાની વચ્ચે એમ કહી દે હું ગામ પટેલ પગ ધોઈ ને આવજો પણ આવે સામીન કેજો આવું સ્વામી ને કીધું બોલ પણ મંદિરે આવતા બંધ થઈ ગયા ન આવ્યા આવો માણસ ગમે ભૂલ એની છે હિતની વાત છે છતાંય મોટા સંત ની સામે બાખ લીધી આ એક હવે એની સામે બીજી વાત કારિયાના વસતા ખાચર દીકતા જોઈતા ખાચર સંત મંડળ ત્યાં પધારેલું એ મંદિરમાં રીએ જોઈતા ખાચર ગામધણી દરબાર એવા ગામમાં ભવાઈ આવ્યા સત્સંગો ભવાયા જોવે નહીં હવે તો બધા જોવે બધું જોવે છે ભવાયાને એવું બધું ન જોવે હવે આ ભવાઈયો હતો ને એ આવીને બાપુના પગમાં પડી ગયો બાપુ તમે થોડી વાર પધારો એટલે અમારે નિયમ ધર્મ ને અમારે જોવાય નહીં અમારા ઈષ્ટની આજ્ઞા છે અમે આમાં ન આવ્યા તમત મેં તમને મંજૂરી આપી છે આખું ગામ તો સત્સંગી નથી હું ગામ ને નથી રોકતો ને એ પ્રેમથી રમો તમારા પેટ ઉપર પાટું ના મારું તમને હું સગવડતા કરી દઉં પાંચ મિનિટ ઉઠી પછી બીઆ શરૂઆત થઈ જાય તો ગામ લોકો છે ને પાંચ પૈસા તમારે લીધે મારા ગરીબ પેટ ને વધારે મળે માવતર મારું આટલું રાખો મારે તમને કઈ બીજું દેખાડવું નથી પણ તમે આવી જ્યારે બેસો ગામ લોકો પાંચ પૈસા વધારે આપે બસ એટલી મારી લાલચ છે બસ હવે અમારા ગરીબ ના ઉપર આને કરુણા ફૂટી ગઈ કે સારું આપડે કઈ જોવું તો છે નહીં ડોલીએ રાખીને પાંચ મિનિટ બેસીને પછી કરીને ગણેશ વેટ કાઢે ત્યાં આપણે નીકળી જઈશું ગણેશને જોવામાં કઈ છે નહીં હાલો નીકળી જશું એટલે ગરીબ ને સારું થાય એવી રીતે એ ત્યાં જ્ઞાન મિનિટમાં નીકળી ગયા પણ વાતને સમજ્યા વગાડવા કદખળિયા હોય ને એ રાઇતે મંદિરે ગયા અને સાધુ હુતા ખચરના બીજી પેઢી ના દીકરા જોઈતા ખતર દાટ વાળી નાખ્યો દાટ શું થયું બેઠા છે મોટે ખાટલે આગળ દોઢ હાથ સાફો મારી ને સોનાની મુઠ તલવાર લઈને મુછે વળ દેતા દેતા ભોવાયા બેઠા અને તમે અહીંયા બેઠા અને આ થાય તો ધરમ રસાતળ જાય એટલા સાધુ ને એમ લાગ્યું હરિભક્ત જે રીતે જે હોય વાત કરતા કહું ને સામી સામી કરે હું પાય દે એટલે સામી એમ થઈ ગયું બઉ ખોટું આપડે હોય બીજી પેઢી ખાતર કેવો વાત જે શ્રીજી મહારાજ ખોળામાં રમેલો છોકરો અને એ આવી રીતે ભવાયા જોવા બીજી પેઢી આવું કરી નાખે એ તો તમતમી ગયા હવા આવે એટલે વાત છે જોઈતા ખાચર મારે લેવો જ પડશે ગામ ધણી હોય તો ઘરનો કહી નઈ તો આમ કેમ ચાલે હવારના પોર માં વહેલા પૂજા પાઠ કરીને પગથિયા બેઠા ને જોઈતા ખાતે પાંચ મિનિટ વેલા ઉઠી પૂજા પાઠ કરીને સવારનું ટાણું થાય મંદિરે આવી પગરકા ઉતારી હે પ્રભુ મારા નાથ હે પ્રભુ મારા નાથ આમ કરતા કરતા આવે ને જેવા પગથિયા આમ કરવા ગયા સાદુ પગથિયે બેઠા છે ફેરવીને પાટું છાતી મારી ઉલ્લીને જોઈતા ખાતે પડી ગયા માળા કાઠા અહીંયા સામીના સામે પગ ચોંટવા ચાંટવા આવે છે અલે ઉભા થઈ પાછા સામી ના પગ હા સ્વામી મારી ભૂલ થઈ ગઈ મારો બાપ કોણ મારો તું મારી ભૂલ થઈ ગઈ રડવા મીંડ્યા હા સામી હું ગયો મારી ભૂલ અરે જે પ્રાય કરી નાખું કંકા સાંભળો ને એટલે સાધુ પૂજામાંથી ઉઠીને આવ્યા આ જોવે તો ઓલો પગ પકડે અને સાધુને ઠેબા મારે એને કીધે હે રહેવા જોતા નથી કોણ છે અરે સામી પણ ત્યાં જોઈતા ખાતર કે મા બાપ તમે કાંઈ બોલશો નહી હો આ સાધુ મારા હિતની વાત કરે છે એ અમને ન કહે તો અમે દુર્ગુણમાં ક્યારે ફસાય જાય એ એ કઈ કહેવાય નહીં આ સાધુ મારા હિતની વાત કરે છે હું ગયો એટલે મને કહે છે ન ગયો તો હું કામ મને કહે અમારી ભૂલ છે એ કોઈ લો છે આજે ભૂલ કરી નથી તો બે માંથી કોણ ગમે જોઈતા ખાતર ગમે શ્રીજી મહારાજને પણ એ જ પસંદ પડે એટલે લોયાના ચૌદમાં વચનામતમાં શ્રીજી મહારાજે કહ્યું કે જેને માન હોય એને પેલા તો સંત નો અભાવ આવેલા ગુણાતીનો અભાવ આવ્યો અને આને માન નતું તો ઉલટાનો ગુણ આવ્યો કે મારા હિતની વાત કરે કાલ સવારે લપસી ન જઈએ એની માટે સાવધાની છે એટલે ઘડો ફોડતા પેલા એને લફાટ મારી છે હવે નહીં ફૂટે એટલે મારા હિતની વાત છે એને ગુણ આવ્યો અને હરખા પટેલ માને કરીને સત્સંગમાંથી મારા ત્યાં પાછા પડી જાય છે આ દોષ છે માનનો તો એ અરખા પટેલ ગોખરવાળાના પાછા પડી ગયા આવતા બંધ થઈ ગયા સત્સંગમાં અને જોઈતા ખાચાર ઉલટાની સત્સંગમાં પ્રગતિ થઈ એટલે માને કરીને મહારાજ કે મોટા સંતનો અભાવ આવે અને સત્સંગમાંથી પાછા પડી જતા દેખાય છે માટે માન જેવું કોઈ ગુંડું નથી અને માન ઉપર એટલે એમને ખેદ બહુ રહે છે અને પછીની વાત કે માને કરીને ભગવાનના ભક્તોનો દ્રોહ ભયંકર થાય છે વાતો હજી થોડીક મજાની છે સાંભળવી છે ને તમારે ભયંકર દ્રોહ થાય છે ભગવાન ના ભક્તો દ્રોહ ની વાત દરેક દોસ્ત સાથે સહજ નથી થતો ઝીંજા બદન ના ખાચર એટલે દુજો સહજ સ્વામી જે હોય ને એવો આમ સાફા જેને મારા પહેરાવ્યા હતા ત્યારે એવા લાગે વાળા દેશમાં જાઓ સત્સંગ કરાવો એવા વાત દાયા બ્રહ્મચારી અઠંગ ને બેઠા કરી દીધા બીજાના અંતરની કળી જાય વાત ઘાટ ઘતા હોય ને એ કઈ ગઈ એવા અલૈયા ખાચર હતા ભણભાઈ માન નું અંગ દશા થાય છે તમે જોવો અમુક એક પ્રસંગ છે હું તમને જાણમાંય નહીં હોય એ તમને કહીશ મહારાજ ગરડામાં બેઠા છે સભામાં બધા કાઠી દરબારો બેઠા છે થોડા સંતો બેઠા છે અલિયા બાપુ પણ બેઠા છે મુક્તાનંદ સામે આગળ બેઠા છે મહારાજે મુક્તાનંદ સામે કીધું સ્વામી આજ તો અમને સત્સંગના હરિભક્તો ગણાવો એમાં પેલી માળાના જે હોય ને પેલી માળાના મણકા એ અમને ગણાવો એટલે આપણને નામ લ્યો કોણ કોણ પેલી માળામાં આવે એટલે મુક્તાનંદ સ્વામી આ જોડે મહારાજ પર્વતભાઈ શ્રીજી મહારાજ કે ખરા મહારાજ ગોવર્ધનભાઈ ખરા મહારાજ દાદા ખરા મહારાજ ઝીણાભાઈ ખરા મહારાજ સુરા ખરા મહારાજ જ્ઞાનપુર દેવજી ભગત સ્વામી એને તો આગળ લેવા પડે એ સામાન્ય નથી ફરી ગણાવો મહારાજ પર્વતભાઈ ખરા ગોર્ધનભાઈ ખરા દાદા ખાચર ખરા નેળા ની મહારાજ દાદા ખાચર પર્વતભાઈ ગોર્ધનભાઈ દાદા ખાચર નેનપુર દેવજીભાઈ પૂજા ડોટિયા ઝીણાભાઈ સુરા ખાચર માતા ખાચર આ બધા નામ લે એક પછી એક રોજકાના કાકાભાઈ વડોદરાના નાથ ભક્ત સુરતના ભાઈચંદ શેઠ થાણા ગાલોરના માવા ભગત એક પછી એક નામ આવે એમાં કોઈ એવું નામ આવે મારાજ એને પાંચમી માળામાં જવા દેજો કોઈ એવું નામ આવે તો સ્વામી એને રહેવા જ પેલી માળામાં ગણાવો આખી માળા પૂરી થવાની થઈ તો અલિયા ખાચાનું નામ આવ્યું નહીં ત્યાં જ બેઠા છે અને ચમ ચમ ચમ ચમ રૂવાળા બેઠા થઈ ગયા આ મુક્તાનંદ એના મનમાં સમજે શું હું કેવો અઠંગ બ્રહ્મચારી અને હું આ કઈ ગણતરી છે મ્યાનમાંથી તલવાર કાઢી મુક્તા નું માથું એક જ ગાટા ડાફા દે ને ઉડાડી દઉં મામ ગોઠણ ભર થઈને તલવાર ખેંચી મારવા ગયા મારે હા હા હા હા હા દરબાર દરબાર રેવા જ મુક્તાનંદ સ્વામી તો ભોળા છે એને આમાં ગમ ન પડે દરબાર અલૈયા ખાચર પેલા પર્વતભાઈ પછી ગોવર્ધનભાઈ પછી દાદો ખાચર તો ક્યાંય તોય દાદા હરખાય હાશ મને ત્રીજું નામ લેતા તાઇ મને ગમતું નહોતું અને મહારાજાના અંતરની જાણી કે દાદો તો ક્યાંય છે લે તું પહેલો મેં દાદાને પર્વતને ગોવર્ધન ભાઈને મારો સ્વાંગ પહેરાયો નથી મેં તને પહેરાયો છે મેં સ્વાદેરીની મંડિલ તારે માથે બંધાયું છે એ સહજાનંદી વેશમાં મેં તને વાળાક દેશમાં ફરવા મોકલ્યો હતો એ સ્વામીને શું ખબર સ્વામી તો ઘોળા છે શાંત થાવ દરવાજ શાંત થાય મુક્તાનંદ સામે હાથ જોડ્યા કા હા મારી મોટી ભૂલ થઈ પણ ભાઈ સત્યતા તો જુદી જ હતી ને એ દ્રોહ ને વચનામૃત માં કીધું હોય એટલે જયારે આવું થાય છે ત્યારે જેટલી સેવા કરી હોય એનાથી હજાર ગણો દ્રોહ કરે તોય તૃપ્તિ ન થાય એવો માને કરીને દ્રોહ થાય છે મુક્તાનંદ સ્વામી ને મારલો થઈ જાય એટલે શું વાત કરો પછી ભાઈ ધીમે ધીમે ધીમે અલૈયા ખાતર સત્સંગમાંથી પાછા પડી ગયા ઘરે જતા રહ્યા સત્સંગમાં આવતા બંધ થઈ ગયા અરે ભાઈઓ ગયો મરી ગયો તમે બારગ્યા મતા ને જોવા ને આર્યો એ આવ્યા ચડીને ત્યારે એને ચિત્તામાં ખડ ગયો જેહલા એના ચોકીદાર ને દરવાણી ને ત્યાં ચિત્તામાં લાકડામાં ગોઠ્યો આગ લગાવવાની વાર હતી ત્યાં આવ્યા અલૈયા ખાચર લાકડા આગા કરો સ્વામી ના પછી અગ્નિ સંસ્કાર કર્યો આવા લયા ખાચર હતા પણ એ જ ભગવાન અવગુણ લઈ સત્સંગમાંથી સાવ ગયા કોઈ દી આવતા નથી ભાઈ પછી વાત તો અમારે પુરાણી સ્વામી મહારાજ અંત છે સોદામ પધારવાની તૈયારી છે સૌ કોઈ દર્શને આવે ને મહારાજ હવે અક્ષરવાસ થવાની તૈયારી કરે છે હે એટલે હું ટૂંકમાં કઉ છું મુક્તાનંદ સામી ને બધા સત્સંગમાં સાંભળે છે મેં તેનું કઈ હશે પોતે નિર્માની થઈને ઝીંજા ગયા અલૈયા ખાચર ને સમજાવ્યા હું પગમાં પડું આ બાપ વયો જાય પછી રોણું આવશે પછી નહીં મળે આ હવે આંખ મીચવાની તૈયારીમાં છે તું મારું વચન માય ને તું આવી જાય પગ પકડી લે ના આવી મુક્તાનંદ પાછા ફરી ગયા મારા મુક્તાન સ્વામી ને મારી પાસે સુસ્વાર્થ છે હાલ જઈ આવું ઘોડે ચડીને આવ્યા ઉતર્યા અક્ષર ઓરડી એ જ અક્ષર ઓરડી હજી છે એ અમે જ્ઞાતા છે પુરાણ સાહેબ બતાવ્યું કે આજ બારશાક અહીંયા અલૈયા ખાચર આવ્યા પણ આમ બારસાક પકડ્યો એક પગ અંદર મૂક્યો મહારાજ ને મુક્તાનંદ સ્વામી રાજી થઈ ગયા મુક્તાનંદ અલૈય આવ્યા એટલે મુક્તાનંદ સ્વામી મહારાજ મહારાજ અલિહા મહારાજ ચાદર ઓઢીને સુતાડી નાખ્યું દયાળું ચાદર ઉઘાડી નાખી આમ જોયું પણ ઓને બાર સાક પકડીને એમને ઉભા રહી ગયા એક પગ અંદર મૂક્યો પણ પાછું માન નડ્યું અંદર ન આવ્યા ઝુકાણું નહીં આ માની સ્વભાવ તરત પાછા ફરી નીકળી ગયા મહારાજ માથે ઓઢીને અક્ષરવાસી થઈ ગયા આલેયા ખાચર પાછા ફરી પછી પસ્તાયા માથા પછાડ્યા પણ પછી શું કેટલું ગુમાવ્યું હરિરી તળી અરે મોહન વર માન સંગાથે વેર જો એ સાધન સર્વે માન બગાડે સરસ મજાનું ભેંસનું કડિયાળું દૂધ હોય એલચી બદામ પિસ્તા નાખ્યા હોય પણ સાપે મોઢું નાખ્યું હોય તે બધું ઝેર થઈ જાય એમ બધા સાધન વ્રત તપ અઠંગ બ્રહ્મચારી આવા બધા સાધનો મનની કેવી દશા પણ માને કરીને બધાતેર વચનામત છે જે છે એમાં સુરા ખાચર એ પ્રશ્ન પૂછ્યો છે આ વાત તમે નથી જાણી એ હું તમને કઉ છું પંચોતેરમું વચનામૃત માં પ્રશ્ન પૂછે છે મહારાજ જેના કુળમાં ભગવાન નું એક ભક્ત થાય તો એના એકોતેર પર્યા ઉધરે એમ શાસ્ત્રોમાં કહ્યું છે તો એના કુળમાં તો કેટલાક સંતના અને ભગવાનના દેશી પણ હોય તેનો કેવી રીતે ઉદ્ધાર છે પછી મહારાજ ઉત્તર આપે છે હકીકતે આ પ્રશ્ન અલિયા ખાચરનો છે સુરા ખાચર નો નથી પોરબંદરમાં ચંદ્રકાંતભાઈ નરભેરામ દવે અત્યારે હજી હૈયા થશે એસી વર્ષની આસપાસની ઉંમર હશે એની પાસે એના પિતાશ્રીની વચનામૃત ની જૂની પ્રત સંવત ઓગણીસો નીકળ્યા હતા ત્યારે અલૈયા ખાચર ને ત્યાં ગયેલા અને બધું ત્યાં દર્શન કરતા હતા ત્યારે ત્યાં એક દરબાર ગઢમાં સુરબાઈ કરીને એક મહિલા હતા એમણે એને કીધું રડતા રડતા કે ભાઈ નરભે રામ ના કરો આયા સ્વામી નારાયણ બેઠાની સભા હિસ્ટ્રી ઇતિહાસ એની હું સાક્ષી છું પણ એ પ્રશ્ન સુરત અલૈયા ખાચર નામે પૂછાયેલો અલૈયા પૂછેલો અને ઝીંઝાવદર પૂછાયેલો એ વચનાવ્રત પંચોતેર મુ જીંજાવદર નામે નીકળી ગયું દાદા ખાચર નો દરબારગઢ ત્યાં સુરા ખાચર ને નામે પ્રશ્ન વંચાય છે માજી આવું કેમ થઈ ગયું અલિયા ખાચર માની સ્વભાવ પેલી માળામાં થવા ગયા તો ક્યાંય ના ન રહ્યા આ માન કરે છે જો એમણે માન ન રાખ્યો હોત એટલે મહારાજ કે જેને મારી પાસે આવવું હોય એને આ બધા દોષ મૂકે તો સંબંધ થાય નહીતર સંબંધ થતો નથી હવે ચોથું છે ઈર્ષાળુ અમને ગમતો નથી બે કલાક થઈ ગઈ છે કરું સારું દેખાય સારું દેખે એટલે બળી મરે એને ઈર્ષા કહેવાય પ્રથમ ના એકોતેર માં મહારાજે કહ્યું છે કે જેની સાથે જેની ઈર્ષા હોય એનું જયારે રૂડું થાય ભલું થાય ત્યારે ખમાય નહી ગમે નહીં બળતરા થાય અને એનું જયારે જોજો બીજું પાછો પડખું છે ને એ રૂડું થાય દેખી ન શકાય એટલું નહીં એનું ભૂંડું થાય ત્યારે રાજી થવાય એ ઈર્ષાળું છે આ તપાસવાનું આપણે છો આ બધું જેની સાથે ઈર્ષા હોય અને ઈર્ષાનું શું છે પાછું ભાઈ એ નજીકમાં નજીકમાં થાય છે મેમનગર પતંગ બાપુનગર વાળા ન આવે એ નજીક નજીકમાં જ હોય નજીકમાં પાછા બે પ્રકાર એક ધંધામાં નજીક બીજા સંબંધમાં નજીક ધંધામાં નજીક શું ડોક્ટર ને ડોક્ટર ની જ ઈર્ષા આવે એને વકીલ ની આવે જરાક પેલો આગળ જાય એટલે એ ડોક્ટર એમ થાય મારા કરતા આ મગત આગળ એ ચાલે એટલે પછી એની સાચી ખોટી વાતો વહેતી કરે ને ગમે તેમ કરીને આમ તેમ કરીને પછાડવાનો પ્રયાસો કરે ડોક્ટર ને આવે વકીલ ને આવે રાજકારણી ને આવે સાધુ ને આવે એને હરિભક્તિ ન આવે અને હરિભક્ત ને ઈર્ષા આવે એને સાધુ ઈર્ષા ના આવે પણ શું સાધુ ને હરિભક્ત ની ઈર્ષા નહીં હરિભક્ત ને સાધુ ની ઈર્ષા નહીં પણ દ્વેષ હોય દ્વેષ અલગ વસ્તુ છે દ્વેષ હોય દ્વેષ શું છે મારી રુચિ હોય મારું ગમતું હોય એ પ્રમાણે એ પેલો વર્તે નહીં કે કરે નહીં એટલે એની સાથે મને દ્વેષ થાય આ દ્વેષ ઈર્ષા જુદી વસ્તુ એ જરાક આગળ નીકળે એટલે એને તરત તકલીફ થાય બીજા સંબંધમાં નજીક ભાઈ હોય ભત્રીજો હોય ભાણેજ હોય અરે ઇવન કોઈ બીજા નજીક ના સંબંધી હોય અરે ઇવન પાડોશી હોય નજીકમાં છે ને ધંધા બધાના જુદા હોય પણ નજીકમાં છે એટલે એ બે પૈસે સારો થાય એની આબરૂ વધે એને ત્યાં બંગલો સારો થાય આરસ પાથરે ડાઇનિંગ ટેબલ સારું આવે એને સુખી પરિવારમાં એના છોકરા છોકરીના લગ્ન થાય એને પૈસે જ લગ્નના માંડવાના ખર્ચા કરે પણ આને બળતરા થાય કાલ સવારે અમારે ચડ્ડી પહેરીને ફરતો તેને પાટલું કોઈ પહેરવું બરમુડો પહેરી રખડે તો જી તને નથી મેળ્યો નકામો શું કામ પડે છો તારે ઘણું પહેરવું છે જીન્સ ચારસો સાતસો આઠસો નું પણ હવે તને મળતું નથી એટલે પેલો એને ખર્ચે એને લીધે સુખી થાય એટલે એને થાય કે આમ છે તેમ છે એટલે પછી ગાડી આવે ને તો એ કે એ જવા દો કેટલાય હુવડાવ્યા પછી આવી છે કે તું હુવડાવીને તારે જોતી છે લિફ્ટ નથી આપતું અને પાછું એટલું નહીં હવે એને જ આબરું જાય એના છોકરા છે એના હક પણ તૂટે એની દીકરી પાછી આવે એને બંગલા છે વેચાઈ જાય અને તાળીઓ ઉપાડે હવે લાગનો છે આ ઈર્ષાળ આપણે થાય જ ક્યાંક હોય અરે એક ઈરસાળો ને તમે વાત કરું એક જણા ને પાડોશી વાળા એને પાછો પાડવા બહુ મદદ કરે બહુ મહેનત કરે પણ ઓલો પાડોશી તો એની રીતે કામ કરી રાખે પણ ઓલો સુખી થતો જાય આને જાણ્યું કે આમ તો હું એને કઈ પાછો નહીં પાડી શકું શિવજી ઉપર ઘોર તપ કર્યું શ્રાવણ મહિના બાબા એકમ શરૂ કર્યું હે હો રુદ્રભિષે લઘુરૂદ્રતિ રુદ્ર મહારુદ્રધશિક ભાઈ અને ખૂટી ગયેલા એક જનો પૂજા કરવા આવ્યો તો બીલીપત્ર કેવું એને ગોઠ્યું વાત કરો એટલે એક જોડી માંથી કાઢીને બીજા ખેંચ પત્ર કાઢ્યા આ બીલી મહાદેવ મહાદેવજી જોઈ રહ્યો અરે બધા શિવજી તો આવું ઘોર અને એવું પૂજન કર્યું વાહ અને ગળામાં જે શશુ નાગ હતો એ લબકારા મારવા માંડ્યો મારા માલિક ની કરી છે મારી માલિક રાજી થયો છે શિવ કેમ માગી શું જોયે છે મહારાજ એક ઈચ્છા છે બોલો હું જે ઈચ્છું એ મને મળે ઓઈશ જે ઈચ્છે એ દુનિયામાં જેને મળે કોઈ સુખી નથી થયો માટે મારી તને ભલામણ છે તે મારી કરી છે તો ઈચ્છા ને તો કપ કર કાપ મોક ઓછી કરે એ સુખની નિશાની છે તો કે મહારાજ એ મારા કઈ તમારું પુરાણ શિવ પુરાણ સાંભળવું નથી તમે કથા માંડો નહીં વરદાન આપવા આવ્યા હો વરદાન આપો મારે જે ઈચ્છુ એ મને મળે શિવજીને થઈ ગયું આ ઘોડાઆઠી માણસ છે આ છોડશે નહીં શિવજીએ થોડીક અંતરાવૃત્તિ કરી વિચારી વિચારી શિવજી કીધું સારું જે ઈચ્છી એ મળશે એક શરત સાથે મારા શરત મંજૂર શરત મંજૂર હા તો તું જે ઈચ્છીશ તે મળશે પણ એ શરતે તને જે મળશે એ પાડોશીને ડબલ મળશે તથા હે મહાદેવ આના કરતા દૂધ રેડવાને બદલે હું પી ગયો લો ચડી જાત પાંચ કિલો વજન વધી જાત આ તમે ભાંગ પીને આવ્યા તક શું કર્યું મારી પથ્થારી ઘેરવી નાખી વાવા પણ ગમે તેમ માળો અક્કલ નો એવો વેચાર કરીન જોજો શું ઈર્ષા કરે છે ભોલેનાથ વરદાન પ્રમાણે થઈ જજો સાવધાન મહારાજ મને એક સુંદર મજાના એક બંગલો આપી દો અને જ્યાં જોયું ત્યાં તો બંગલો થયાર પાડોશી નામ દિવાલ જો બે બંગલા માળો શિવાય કીધું સાચું છે ખોટું નથી બોલે મારા બંગલાના ફળિયામાં પાળાપીઠ વગરનો બે કુવા સો સો ફૂટ ઊંડા પાણી વગરના બે કુવા તૈયાર થઈ જાઓ આ ખોલી બે કુવા સો સો ફૂટ ઊંડા પાણી વગરના પાળાપીઠ વગરના ફળિયામાં વાહ પાડોશ માં જોયું ચાર કુવા માળવું અને પછી ભોલેનાથને કીધું ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ત્રીજું વરધાન માગું છું ભોલેનાથ સાવધાન મારા પરિવાર સહિતના એક એક સભ્યોની એક આંખ ફૂટી જાઓ એ જ ક્ષણે જે પરિવાર હતા એના બધા પરિવારની બે આંખીઓ ફૂટી ગઈ अचानक नमाहा दबो नमह गया ए चार कूआ आखुब साफली शिवजी कैलाश मै आ, आ, आ, आ, आ, आ।, आ मन ना કે આ મને આવી રીતે સુખ માં બળે અને દુઃખ પડે ત્યારે રાજી થાય ભાઈ બે હજાર સંવત જુનાગઢ ની મંદિર ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એના પદે સ્વામી બધા નવા નવા આયોજન કરી અને સૌ સત્સંગને વધારે પોષણ મળે એવી એની દીર્ઘ દ્રષ્ટિ અને સત્સંગને ઊંચો લાવવાની ઉત્કર્ષ કરવાની એમની ખેવના રાત એના સપના લોહીના બુંદ બુંદમાં વણાયેલું એમણે વિચાર કર્યો હરિકૃષ્ણ મહારાજ નો પાટો આવે છે તો એવો મોટે કરીએ આખા સત્સંગને આ ગુણાતીતા ભૂમિ એ બધાનો પરિચય થાય સૌને પોષણ મળે ગામડે ગામડેથી મોટા સાધુઓને હરિભક્તોને બોલાવીએ અને બધા હૃદયમાં આખી ઉપાસના ગુંજથી થાય એવો પાટોત્સવ કરીયે એટલે ગરડા થઈને વડતાલ થઈને ભોજ થઈને ધોલેરા મોટા મોટા સંતોભક્તો કેટલા ઓહો ભાઈ સ્વામી નું સવારે છ વાગે મંગળા થાય પાટોત્સવ અભિષેક ના વિધિ શરૂ થઈ જાય બધા કેટલાય સંતો ભાઈ એ બધા નિરા છે સાડા વાગે ઉઠીને સ્નાન કરવા માટે જાય ને પછી બધા પૂજનમાં દર્શન આવવાનું હોય રંગે ચંગે પણ ઈશાળુ એને રાતે નીંદ્ર ના આવે આ ધર્મજીવન દાસનું કેમ ખરાબ દેખાય આ માળો જો બહુ ચડી વાગશે તો આપણું કાંઈ નહીં આવે અને આ બહુ ફાયટો છે પણ આ વખતે ખરાબ તો હતું જ નહીં સારું કરીને શકતા હતા એને લીટીને ભૂસવાનું કામ કરવાનું એ જ ઈર્ષાળુ નું કામ મોટી તો દોરી શકે નહીં સવારે ઉઠા છે શું કર્યું ખબર રાતે નાવાના પાણીના ટાંકા બધા ખાલી કરી બધું પાણી ખાલી તેથી આવા ઝડપી સાધનો નહીં હવારે બધા મોટા મોટા સાધુ બધા ઉઠ્યા શું નાય એવું બધું ડખડે ટીડ્યું ઠાકોરજી માટે જળનું સંતો ના બિચારા વ્રત સંતો ક્યાં નાય શું કરે હે રીડિયા રમણ થઈ ગઈ ઓહ કેટલાય સંતોના હૃદયમાંથી આહકારો નીકળી ગયો અરે આટલી બધી ઈર્ષા આટલું બધું આ દેવનું ખોટું દેખાડવાનું આટલા હરિભક્તો દુઃખી કરવાના પર ઈર્ષાળો આ જ કરે હવે વિચાર કરો આનો ભવ્ય ઉદ્ધાર થાય ત્યારે કોઈ ભવે એને ભગવાનની મુલાકાત નથી થતી ભગવાન ક્યારે એને મુલાકાત નથી આપતા અનંત કલ્પો નીકળી જાય ગોપાળાનંદ સ્વામીની ઈર્ષા એ સળગતા કોલસા નાખ્યાના દાખલા છે गोपा ने सामी ने घरे काढ़ी मुकवा धोला पेरा ईर्षाए कर प्रसंगों गुणातीता मारी नाखवा वखूंबर बेला फेक्या दाखला है ईर्षाए कर बधु ई ईर्षाए कर राम एषा द्वेश भेद है द्वेष तो आप जो रुचि प्रमाण कोई कई न करें द्वेष थाय વેર શું છે બે સગા ભાઈ લીધું વેર થાય ઈર્ષા શું છે શેઢો કઈ દબાવો ન હોય બે એના ખેતર એની એની પાસે જ હોય પેલો એના ખેતરમાં રાત મહેનત કરી અને વધારે વધારે ઉપજ લે અને એ સારા લુગડે લતે પહેરતો ખાતો પીતો થાય એટલે આ બળે એને ઈર્ષા કહેવાય એનું હિણું દેખાય પોતાનું એટલે એને ઈર્ષા થાય એટલે શ્રીજી મહારાજ આ વચન કીધું કે માન આશરે ઈર્ષાને ક્રોધ રહ્યા છે બધા એટલે એને ઈર્ષા થાય છે ચિત્ર કેતું રાજાને કરોડ સ્ત્રીઓ સંતાન નહીં એમાં એક રાણી દીકરો થયો એટલે નવાણું લાખ ના સમથિંગ સમથિંગ જે બચ્યા એને થઈ ગયો કે ભાઈ ઈ માનિતી થઈ એટલે આપણો કોણ ભાવ પૂછે માન ઘવાયું એટલે પેલી હતી ને એમણે પેલા અમારો કોઈ ભાવના પૂછે પેલા છોકરા ઝેર પીવડાવી મારી નાખ્યો લ્યો પુરાણ કથા છે ને આ ઈર્ષા એટલે હવે એક વાત ઈર્ષા છે ને ભાઈ એને દીકરા દીકરી જો જોણવા જેવી વાત સર એકદમ જોઈ છે અને દીકરીનું નામ છે નિંદાબેન છે અને બે ટ્વિન્સ છે જોડિયા છે સાથે જ રી એક સરખા અવગુણ દીકરો નિંદા દીકરી જેની સાથે ઈર્ષા આવે પેલો અવગુણ આવે અવગુણ આવે અને ચૂપ ના મરે એને વગો આવે આ ઈર્ષાનું કામ માં દીકરો દીકરી ત્રણેય હાર્ય જ રીતે જુદા પડે નહીં અને ક્યાં ઈર્ષા થાય કોઈ નક્કી નહીં બાલ મુકુંદા ગુણાતીતાનંદ સામે પ્રમુખ શિષ્ય કેવા નામ લઈએ તો પવિત્ર થઈ જવાય સૌ લોકો અને હતા એવા ભાઈ બાલ મુકુદાસજી હતા એવા રંક ને રાજા કરે રાજા ને રંક કરે એ જોડી લઈને ફરતા ને ઉપર રીજી જાય ને સીધી ઓફર કરતા માગી લે શું જોયે છે મારી ભગવી જોડીમાં રોકડું અક્ષરધામ અને કુબેર ભંડારીનો ખજાનો બે મારી જોડીમાં બાલ મુકુદાસ સ્વામી હતા કુબેર નો ખજાનો મારા જોડીમાં છે અને રોકડો અક્ષરધામ બે મારી જોડીમાં છે સ્વામી એને જુનાગઢમાં એક સાધુ ને ભયંકર આવું બધું જે કઈ પૂજા પ્રતિષ્ઠા થાય જોઈ ન શકે એટલે એને એની ઈર્ષા અને એનો અવગુણ એની એની નિંદા રાત ખોદી રાખે આ બાલમુકુદાસ ને આના દુઃખ દૂર કર્યા નાના દુઃખ કર્યા નાને આમ મોકલ્યો નાને મોકલ્યો એને દાઢ દુખે છે તો એ તો મટાડી નથી શકતા પણ એ તો ખૂબી લીટી છે એ તો ખૂબી છે કે જે બીજાના દુઃખ મટાડે પોતાના દુઃખની ભગવાનને પ્રાર્થના પણ ન કરે અને બહુ દાઢ દુઃખતી હતી સ્વામી નહીં તો એક દિવસ રાત્રે મહારાજ પ્રગટ થયા મહારાજ સ્વામી ઉભા રહ્યા સહજાનંદ સ્વામી બાલ મુકુદાસ કે સ્વામી બહુ દુઃખે છે કાંઈ બોલ્યા નહીં મહારાજ કે સ્વામી બહુ દુઃખે છે કાંઈ બોલ્યા નહીં શ્રીજી મહારાજ કે સ્વામી થોડો દવા કરો બાલ મુકુદાસ સામે હાથ રાખી કે મહારાજ તમારે મટાડવું હોય તો મારે દવા કરવાની કઈ જરૂર નથી આ તમારી ઈચ્છા છે એટલે હું કઈ બોલતો નથી અદ્રશ્યો એટલે એ શું કે આને પોતાનું કઈ મટાડી શકતા નથી ને આને દુઃખ દૂર કર્યું આનું આમ કર્યું આ તો બધા માન મહિમાં મોટા વધારવાની વાત છે અને બાલ મુકુદાસ સ્વામી કોઈની રસોઈ હોય પ્રસંગ જાણજો ભાઈ રસોઈ વાળા બાલમુકુન સાહેબ વ્રત ઉમરાય સંતો આવે નો ભાવ હોય ને એટલે લાડુ નો અને સ્વામી લાડુ લઈ અને સ્વામી આવે પંક્તિ માં બેઠો બેઠો બોલે એ માયા માયા આપડા વ્રત તપ ત્યાગ તોડાવવા જો માયા આ મૂર્તિ માયા વચનામૃત માં નહીં આ હું કઉ છું માયા કોઈ ખાતા નથી બીજાને પરાયને ખવડાવે છે હું કરવાને પોતાનું નીચું ન પડી જાય કેવા અવગુણ ખોડી કાઢે તમે જોવો છપન્યા કાળના લેશો આ તો માયા મૂર્તિમાં સ્વામી તોય એની પાસે આવે ને તોય કે સાધુ લેશો થોડોક લાડુ થાળ ન છે ના મારે મિષ્ટાન નું નેમ છે સ્વામી કે સારું બીજા ના કોઈ સ્વામી કાંઈ બોલે નહીં એ તો મોટાઇ છે અને આ પંક્તિમાં જમતો જમતો બડબીડિયા કરે માયા બીજી માયા ક્યાં ખોડશો આજ માયા વ્રત તોડાવે તપ તોડાવે મહિમા ખવડાવે સહજાનંદ સામે કાચા લોટ ખવડાવ્યા છે આ બધા હું પીરસન જરૂર હોય આવા આવું ગુણ ગાય હવે આમાં એક સામીનામાં કઈ લાગુ પડ્યું હતું પણ એને ઈર્ષા એટલે કરે એમાં પણ ભગવાન ક્યાંથી સહે ચાર વાગ્યા નો સમય અને ભંડારમાં પાણી પીવા માટે ગયો જેમ રસ્તામાં આવે હેલો આવતો હતો ભંડાર ની બાજુ એમાં આકાશમાંથી વખુંબર કાળા પહાડ જેવા ચાર જમદુ તાવ્યા મુદગર નો એટલે મોટા લોખંડ નો એનો પ્રહાર કર્યો ઉલ્લીને પેડ્યો ગટર માં જીવ લઈને જમ વૈયા ગયા પેલો ગટર માં અને હમાઈ ગયો મરી ગયો ગયો હોળના ભાવમાં જમ ઉપાડી ગયા ગયો કેવો દ્રોહ ईर्षाए कर केव थे क्या क्या आंगली नाखे केपराध थे भाई ओवा एक बात जो आप क्रोध कर मन बात करपटनी बात कर ईर्षा करता आम सारा केम एक पोता कल्याण बगाडे बीजा नो व्यवहार बगाडे कल्याण न बगाडे કલ્યાણના કોઈને આપણા સાથે માન રાખે ને આપણે કઈ થયું એનું બગડે આપણું કાંઈ ન બગડે ને કપટમાં એનું બગડે આપણું તો કઈ વ્યવહાર બગડે પણ બીજું કલ્યાણ ન બગડે ક્રોધમાં કઈ એનું બગડે પણ આપણું કાંઈ બગડે નહીં વ્યવહાર બગડે પણ બીજું કાંઈ બગડે કલ્યાણ ન બગડે ઈર્ષા એવું છે પોતાનું પણ બગડે અને બીજા કેટલાય ને સત્પુરુષોના સાધુ પુરુષોના હરિભક્તોના કાનમાં સાચા ખૂટા ઝેર નાખી નાખી અવગુણ નાખી નાખી સત્સંગનું સુખ ચૂથી નાખે મોટાનું સુખ ચૂથી નાખે ભજનનું સુખ ચૂથી નાખે સત્સંગની ગરીમાં ચૂથી નાખે અને કેટલાય સત્સંગમાંથી પાછા પાડી અને બીજે વાળીને ભૂંડું કરી નાખે એવી ઈર્ષા છે એટલે ઈર્ષા બહુ ખતર ગુણાતીતાનંદ સ્વામી નામ લઈએ તો આમ ટાઢુ થઈ જાય ઓહો ક્યારે સાધુ આવ્યા નથી ને આવશે નહીં એવા એક ગુણાતીતાનંદ સ્વામી એને સાથે એક ને ઈર્ષા એ છ આંગળીઓ સાધુ પાંચની એક વધારાની એને એટલે એનું નામ પડી ગયું છ આંગળીઓ ગોધડા વાળો પીર વીર ગોધડા હતો ને એમાં સાધુ મૂળ નામ આજે કોઈ યાદ નથી પણ છ આંગળીઓ સાધુ એને ગુણાતીતાનંદ સ્વામી આયે ભયંકર ઈર્ષા એટલે પાછો કરે શું કામ મંદિર ને પગથિયે બેસે ઈર્ષાળુ જોઈજો અને જે કોઈ બાર ગામથી હરિભક્તો કોઈ આવે ને હ કેમ છઉ ક્યાં ગામ ના ઓરો દર્શન કરી આવ્યા બેહો બેહો બેહો જો હિતની વાત કઉ છું આ ગુણાતીત છે ને એ અવગુણિયો છે એ એક ઘર છાંડી ગયેલો માણસ એને એમ કે હું એક જ હારો બીજા બધા ખરાબ અને એની એની જયારે યુક્તિઓ છે ને તમને ઓળખાય નહીં આ રઘુવીરજી મહારાજ ને વડતાલ થી સ્વામી નો સમાગમ કરવા આચાર્ય મહારાજ ને પણ મારો કેટલો મહિમા તમે તળ છે કોઈ આવો આ એના કામ ગોપાલ સ્વામીને વ્રદ ઉમરે ત્યાંથી વડતાલ થી તેડાવે સ્વામીને મહિનો મહિનો રોકે પાછળનો ઈરાદો શું સ્વામી ને પણ ગોપાલ સ્વામી ને મારો કેવો મહિમા રે ક્યાંય નો રે પોતાનું ઊંચું કરવાના માટે કરે છે અને બધો છે આ બધું એમાં અંદર નું તમને કઈ કહેવાય નહી બીજા કોઈ સમાગમ કરજો પણ એના તો હાથ ગાઉ પગે લાગજો આ ઓલો બેઠો બેઠો છ આંગળીઓ કરી રાખે તમે વિચાર કરો શું કરે છે એમાં એક જ ઘટના કઈ સ્વામી સભા મંડપમાં જે થાંભલો છે ને ત્યાં બેઠેલા એમાં ઘર ભગત આવીને દંડવત મીંડા કરવા એટલે સ્વામી ઓહો હા હોપા રાખો રાખો રાખ બહુ તમે દાખલો કર્યો ઠેઠ ગામડે ક્યાંથી આવ્યા તમે એકલા જ આવ્યા કે બીજા કોઈ છે સ્વામી અમે બે જણા આવ્યા છીએ તો એ ભાઈ ક્યાં એ ધનજીભાઈ ક્યાં ગયા એ સામે આવેલા મંગ પગ એક સાધુ બેઠા છે ને ત્યાં ઘડીક વાર બેઠા છે એટલે મને કીધું તું જા હું હમણાં આવું છું એટલે એ ત્યાં બેઠા છે સ્વામી કે હવે ગયો હવે અહીંયા ના આવે ગયો કેમ સ્વામી મને કીધું હમણાં આવશે એ ભાઈ પતિ ગયો આજે તો નહીં આવે કોઈ દી નહી આવે હે સ્વામી હા હા ભલે મને તો કોઈ અફસોસ નથી પણ એક તું એને લઈ આવ્યો હું એના અયામાં સ્વામી નારાયણ પુરુષો તમને ધરબી દે એની જગ્યા એ ન સહી શકાય ને ન કલ્યાણ કરે એવો અવગોળ લઈને જશે મને એનું રોવું ખરેખર ચાર દી સુધી રોકાણ છે એવું દેખાય પછી કમળો થઈ જાય પછી પીળું દેખાય એટલે વાત વાત ને દેખાય ગુણાતી તાન મહિમા વધારવા આમાં એ બધું કરે છે ચાર દી રોકાય ને લઈને ગયો જીવો ત્યાં સુધી એ બાજુ ગુણાતી એના ગામમાં આવે ને તેથી મંદિરે ના આવી હા હા ઈષા આવા કામ કરે છે એટલે પોતાનું તો બગાડે પણ કેટલાયનો બોળિયો વાળી નાખે એટલે ઠાકોરજી ને ઈર્ષા ગમતી નથી સત્સંગનું સુખ ખલાસ કરી નાખે એવી ઈર્ષા ભયંકર ખતરનાક છે ભજન ન થવા દે અને બીજું કરાવે એટલે ઠાકોરજી કે છે મને ઈર્ષાળું ગમતો નથી રામચરિત માનસમાં હનુમાનજી સીતાની શોધ કરવા જાય છે ત્યારે સમુદ્ર ઉલ્લંઘન કરે છે બહુ કથા એના ઉપર સીતા શોધ માટે તો અઠવાડિયા કથા છે ને એટલી ટૂંકી પડે એવી કથા છે એ જયારે હનુમાનજી છલાંગ મારે છે ત્યારે સુવર્ણનો આવે છે મૈનાક પછી આગળ જ પેલા આવી જાય છે સુરસા પછી આવી જાય મૈનાક અને પછી છેલ્લે જ્યાં જાય છે ત્યાં સિંહિકા નામની રાક્ષસા એ હનુમાનજીને ભટકાય છે પણ મહા વિચિત્ર એ ઈર્ષાનું રૂપ છે જોજો સમજો કેવા કેવા શાસ્ત્રોમાં અર્થ ભર્યા છે સિંહિકા રાક્ષસી રે સાગર પણ શું કરે આકાશમાં કોઈ પક્ષી ઉડે એનો પડછાયું પાણીમાં પડે એટલે એવી એની પાસે આ માત્ર તાંત્રિક વિધિ તાંત્રિક વિધિ કરે એટલે પક્ષીનો પડછાયો દબાવે અને પક્ષી નીચે ખેચા પાણીમાં પડે અને ખાઈ જાય આ સિંહિકાનું કામ હનુમાનજી ઉડ્યા પડછાયો પડ્યો એટલે સિંહિકા એ દબાવ્યો હનુમાનજી એ કે આ કોણ છે મને પકડનારું કોણ છે આમ નજર કરી હો એકદમ તીરની જેમ આવ્યા એક જ મુષ્ટિકા પ્રહાર મારી સિંહ કરી હનુમાનજી આગળ નીકળી લાગ્યા સુરસા ને પગે પગે એક જ ડુંબ મુષ્ટિકા મારી અને ખલાસ કરી નીકળી કારણ કે ઈર્ષા છે ઈર્ષા ને ખતમ ન કરો ત્યાં સુધી ભૌસાગર પાર થવા નથી અને એક વાત ભાઈ મહાસાગર માં સિંહિકારી છે મતલબ શું છે બહુ સાંભળીને આ દિલ છે ચાર આંગણનું જોવું પડે સાગર પેટો હોય ને એમાં ક્યાંક સિંહિકા બેઠી હોય દરિયા મરીએ છું મોટા હોય મને આપણ જો ક્યાંય તપાસ ન કરે તો ઈર્ષા રહી જાય ક્યાંક ખૂણે અને એનો સ્વભાવ કેવો છલાંગ મારે એને પકડે પોતાથી આગળ જાય ને એને જ પકડે અને શું પકડે જેવા પીઠ ફેરવે એટલે પછી ઉલાડે પડછાયો જ પકડે સન્મુખ કઈ ના કહે આને અવગુણ કાળો એ જ પકડે નિંદા કાળી એ જ પકડે એ છે ઈર્ષા એને ખતમ ન કરે ત્યાં સુધી ભાવસાગર પાર થતો નથી પણ એનાથી પણ એનાથી પણ એનાથી પણ છૂટે છો ને પણ છૂટું મેદાન છે રાતે કોઈ કાર્યક્રમ નથી તો આ બાપલા તમે તમારે સાંભળો આજે અઢી કલાક થઈ છે પણ હજી આપણે ચાલશે એક વખત બધા ઓજારોની મીટિંગ મળી આ ભાલા ને બરછી તલવા ને છરીને કટાર ને હેબુર ને અડતીયો દાંત બધા અસ્ત્રો શસ્ત્રોની ઓજારોની મીટીંગ મળી એના પ્રમુખ પદે ગણ સાહેબ બિરાજ્યા ગણ ચેરપર્સન થયા મોટો બેઠો ગણ સામે બધા હથિયારોની મિટિંગ ગણે પ્રસ્તાવ મુક્યો આપણે બધા જ્ઞાતિ ભાઈઓ છીએ પણ બહુ ભગોવાયે જિંદગી સ્વભાવ સુધારો તો સારું મારે કઈ બહાર નીકળું થતું નથી હું વડીલ એટલે તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું નાના નાના હોય એ કાપવાનું શરૂ કરે છે હુડી જેવા હોય એ કાપે છે આમાં કોઈ એક માટે મે તમને બધા ભેળા કર્યા છે અને મારે છે ને ખુલ્લો પ્રસ્તાવ છે આમાં જે કાપવાનું કામ ન કરતો એ મને ઉભો થાય એટલે આપણે એને પ્રોત્સાહિત કરીએ બીજાને પ્રેરણા મળે અને જ્ઞાતિ સુધરે તો સારું અને એને ઈનામ આપશું એવોર્ડ આપશું મેક્સ એવોર્ડ આપશો પણ જે કાપવાનું કામ ન કરતા હોય હે ઉભા થાય ત્યાં હાણસી ઉભી થઈ આદરણીય પ્રમુખ स्वभाव नहीं मीवन में सूत्र जीवन जीव सक शा का स्वभाव राखवो मेरी बधाने भलाम से हूँ ना, ना मनस मन छु बधाने भलाम से मरी सा का छोड़ी दो त्या तो छीणी उ तू हे थी મને ચવા નથી દેતી મારે કાપવું ના હોય મને તાવ આવ્યો હોય તોય તું પકડી રાખે છે મેટાસીન લઈને બેઠી હોય તોય તું કહવા નથી દેતી મારી પાસે કપાવાના ધંધા કરે છે શેરીમાં પાછી તું હોશિયારી ગયા એવી નાક કાપી નાખ્યું ને કઈ બોલવા જેવું ન રવે ભલા માણસ એટલે ઘડી તો હોપો પડી ગયો ત્યાં નાનકડી સોય ઉભી થઈ આદરણીય પ્રમુખ हाँ काफा काम करती न थे, काम छे साधवा जीवन न सूत्र तोड़ो नहीं जोड़ो जोड़ना काम छे परोपकार पर ही तो सर सद धर्म नहीं भाई तुलसीदास जी ने भी कहा है तो तोड़ने का काम मत कीजियो ચાહે બાબરી મસ્જિદ ભી હો તોડને કા કામ ના કરો બમ વિસ્ફોટ ભી ના કરો કુછ ભી ના કરો કિસી ઇમરત ભી ના તોડો કિસી દિલ ભી તોડો જોડને કા કામ કરો એમ જ્યાં કીધું ત્યાં હથોડી ઉભી થઈ હથોડી રેવા દે રેવા દે જસ ખાટવા નિકળી છો છોડી તું કાપતાનું કામ કરે છે હાંધવાનું કામ તો દોરો કરે છે દોરો તું તો ફાંકા પાડે તું હાલી નીકળી જશે ખાવા લઈ જવા છે મેગેસ લઈ જવા અમે બેઠા હોય ત્યાં તને હાથમાં આવવા દઈએ ફાંકા પાડેસ તું તું હાંધે છે હાંધે છે તો દોરો બેનમિકલી તો બિચારી હાવ હેઠે ઘરી ગઈ મીટિંગ પૂરી થઈ તો નીકળી નઈ પણ અથોડિયે આમ કીધું અને ઓલી છીણી ઉલ્લી એ એ તું સફાઈ કરવા તારું તો પેલા અરીસામાં મોઢું જો ઘોરખોદયા અને બીજાને નડવા નીકળી છો મારા માથામાં હજી તમારા બોલે છે રોજ મેટા કે એના કે પેલા લેવું પડે છે પેન કિલર ત્યારે મારું મને રાતે ઊંઘ આવે છે અને તું વળી આને સલાહ દેવા ગઈ છો તારા ધંધા હું જાણું છું મારા માથા ઉપર નીકળ્યો કોઈને માથા ઉપર પડવું ને એને દવા લેવી ને એને તાવ જાય ને તમારા બોલી જાય ને આ તો બધું જાણી જોઈએ થાય બહુ ખોટું એટલે પ્રમુખશ્રી ને દરમાનગીરી કરવી પડી પ્રમુખશ્રી કે અથોડે તમારે લાજવાને બદલે ગાજવાની જરૂર નથી તમે નીચે બેસી જાઓ એટલે અથોડી કે પ્રમુખ સિંહ મારે કઈ કહેવાય નઈ પણ હવે કરવું શું પાંચ મિનિટ માનસી પૂજા કરીને પછી ઘણ બોલ્યો હા હ્યો ત્યારે એ કે ભાઈ આમાં બધા ધંધા એક સરખા છે પણ હવે હું એક જ દરમિયાનગીરી કરું છું એક દિવસ પૂરતા મૂકી દાતુર્માસના ચાર મહિનાનો નિયમ નહીં કઈ નહીં એક દિવસ નો આ નિયમ એકાદ એક દિવસ એટલા સ્વભાવ મૂકો બસ આટલો દરખાસ્ત હશે પસાર કરો અમારો ઠરાવ અને બધા કીધું આ એટલું થાય આ એક દિવસ માટે અમે બધા ઠરાવ પાસ કરીએ છીએ અને બધાએ સાઈન કરી અમે કાપવાના સ્વભાવ એક દિવસ માટે મૂકી દે છે બધાએ લોટા એક સાથે બથમા ગાલી ને ભેટા ઈ ભેટા ઓગળી ગયા એનો થાંભલો થઈ ગયો ઈ થાંભલો હીર ને પશુ ચોકમાં ચોડ્યો પ્રહલાદે કીધું તારો ભગવાન આમાં છે તો કે હા આમાં જ છે પ્રહલાદે કીધું આમાં જ હોય એના સ્વભાવ મૂકી દીધા છે માટે આમાં જ પ્રભુ હોય છે આમાં જ પ્રભુ હોય છે જયારે કાપવાનું છોડે ત્યારે દિલમાં ભગવાન પ્રગટ થાય છે એટલે ક્રોધી કપટી માની અને ઈરસાળુ મહારાજ કે દીઠો પણ ગમતો નથી અને કામી તો કામી નો અમારે વિશ્વાસ જ નથી બદ ચલન હોય એના ધણીનો એનો વિશ્વાસ શું વૈશ્યા કેની ભરથાર એના ધણીનો ઉપયોગ કરે છે ચીજ વસ્તુઓ તો બધા પર પુરુષને આપે છે શોષણ કરે છે પેલા ને કાંઈ ભરોસો નથી આ એનો ઉપયોગ કરે છે ભરતૃહરિ મહારાજ અમર ફળ પેલા આપ્યું કઠિયારા એ તો એને પીંગળાને આપ્યું હતું પીંગળાએ અશ્વપાલને આપી દીધું એને ક્યાંય એની સાથે લેવા દેવા છે શોષણ થાય છે ઉપયોગ થાય છે ભરોસો કોઈ નથી શું કરે હત્યા પણ કરી નાખે એમ સત્સંગમાં હોય ભગવાનનું એને ધ્યાન હોય ना, येने तो विषय ननन चिंतन अखंड कथा पदार्थो ये, पदार ये, ये विषय भोग ने मेट वो होते विमुख कोई काले भरोसा नहीं जेम पेली बदचलन स्त्री पता धड़ी हत्या कर आवा सत्संग नाक काखे देह पर्यत मूंजाई नहीं पाको हरिभक्त अमेर वगर कर પેલા પંચવર્તમાન દારૂ ન પીવો માંસ નો ખાવું ચોરી ન ખાવીચાર ન કરવો અને વર્ણ આશ્રમ ધર્મ પાળવા આપણે કહે છે પણ એ તો બધાએ પાળવાના છે ને ગ્રહસ્થ પાળે અમાર શું દારૂ પીવાનું હોય અમાર માંસ ખાવાનું હોય આ સામાન્ય નિયમો બધાના છે એમ પાંચ વર્તમાન બીજા નિષ્કામ નિર્લોભ નિસ્વાસ નિર્માણ અને એને આપણે શું કે સાધુના વર્તમાન છે ના ભાઈ તમારા જેમ અમારે પાડવાના છે એમ જેને ભગવાન ની પાસે જવાનું હોય એને પણ આ પાંચે પાંચ અંતર સિદ્ધ કરવા પડે ભલે ક્રિયાત્મક જુદું હોય ભાવનાત્મક તો સિદ્ધ કરવા જ પડે એને પણ નિષ્કામ થવું પડે એટલે કે સ્ત્રીના વિષયમાંથી નિવૃત્ત થવું પડે એને પણ નિર્લોભ થવું પડે એટલે કે એને કોઈ પદાર્થનો લોભ ન રહેવો પડે એને પણ નિઃસ્વાદ થવું પડે એટલે સ્વાદ વૃત્તિને જીતવી પડે એને નિર્માણ એટલે એને પણ નિર્માની થવું પડે માન છોડવું પડે અને એને એને પણ થવું પડે પુત્ર પરિવાર આ તે બધામાંથી નિશ્નેહ થવું જ પડે માટે એવા પાંચ વર્તમાનમાં જેને કોઈ ખોટ ન હોય અને એનું ગમતું મૂકાવીને અમારું ગમતું ગમે તેવું કરીએ કરાવીએ તો દેહ પર્ત મૂંજાય નહીં આ બહુ જ જટિલ બાબત છે જેને પંચવર્તમાનમાં ખોઈટ ન હોય કોઈનું માને આ બહુ સમજવા જેવી વાત છે જેનામાં કોઈ સામર્થ્ય હોય એ બીજાનું માને એને ત્યાંથી જ તો શરૂઆત થઈ છે કે આમ સમથિંગ બીજા બધા નાના એટલે આ જે મુદ્દો મૂક્યો છે ને બહુ કઠણ છે કે એનું ગમતું મૂકાવીને અમારું ના કરે મનમુખી ત્યાંથી જ થાય અને જો ખરો ભક્ત હોય તો એ શ્રીજીની મર્યાદાનું ફોલો થાય સત્સંગની મર્યાદાને ફોલો થાય ભગવાનની રૂચિને ફોલો થાય ગોપાલંદ સ્વામી વાતોના પહેલા જ પ્રકરણમાં લખ્યું છે કીધું છે કે અખંડ સ્મૃતિ રહેતી હોય તો પણ અનુવૃત્તિ પાળવી કઠણ છે કોઈ કે એમ કરવું એ અખંડ સ્મૃતિ રહેતી હોય મૂર્તિની તોય એના કરતા આ કઠણ છે ન થાય નામ કેટલાય શિષ્યો સો એક શિષ્યો સાથે દ્વારિકા જાત્રે નીકળેલા રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામી ના દર્શન થયા ઓ હો તો સાક્ષાત પ્રભુ મળ્યા બધું મૂકી સાધુ થયા નામ પડ્યું રામ ગુલિલદાસ માંથી આનંદ સ્વામી એને રામાનંદ સ્વામીના પણ દર્શન ને શ્રીદ્વારા કેવા કુશળ અમદાવાદ ના મંદિર બાંધકામમાં એ હોય અરે કોઈ પણ ઉત્સવ સમયે યજ્ઞ મહોત્સવ હોય આનંદ સ્વામી મારા સોપી નિર્ભર થઈ જાય એવી વ્યવહાર કુશળતા એવી બધી વ્યવસ્થાની સૂઝબૂજ અને ભરૂચ હોય વડતાલ હોય સુરત હોય અમદાવાદ હોય એના હરિભક્તો આનંદ સ્વામીના વચને મરી જાય એવો પ્રભાવ અને હજારો રૂપિયાના વસ્ત્ર અલંકાર સોના ચાંદીના ઘરેણા બધું મહારાજને અર્પણ કરે એવો આનંદ સ્વામીનો પ્રભાવ અને સંતોને પણ એવી રીતે સેવાને બધું કરે મહારાજ અક્ષરવાસી થયા પધામ પધારી ગયા પછી એમણે ભરૂચમાં સત્સંગને બહુ કીધું ને એમનો માનનારો બહુ વર્ગ એટલે ભરૂચમાં એમણે મંદિરના પાયા નાખ્યા એટલે રઘુવીરજી મહારાજ ને એની એમને થોડી રૂચિ ભેદ થયો પણ મંદિર પછી શરૂ થયું આચાર્ય મહારાજ કીધું પણ તોય જો ભેદ પડ્યો ને આપણે આનંદ સ્વામીનો અહીંયા સુધી મહિમા છે પણ આ તો પ્રસંગ સમજવા માટે મોટા પુરુષો છે એમાંથી દ્રષ્ટાંત માત્યા છે બાકી એને શુદ્ધ દોષ છે આપણા માટે લીલા કરી છે પણ રઘુવીરજી મહારાજ મનાયું નહીં ગમતું કરી લેવું ફોલો થઈ જવું એ તો બહુ સામર્થ્ય આવ્યા પછી બહુ કઠણ છે બહુ કઠણ છે બહુ સંપ્રદાયના આધીન રહેવું બહુ કઠણ છે એની મર્યાદાના આધીન રહેવું બહુ કઠણ છે સમર્થન ન હોય તો પીડ્યો જ છે આવ્યા પછી થવું એ કઠણ છે પછી મૂર્તિ પ્રતિષ્ઠાના અને એના બધા પ્રસંગો આવ્યા એમાં પણ રઘુવીરજી મહારાજ સાથે આનંદ સ્વામીને થોડો મતભેદ થયો અને આનંદ સ્વામી અકળાઈ ગયા રઘુવીર મહારાજ સાગર કે તું આચાર્ય હો મેરી ચાંગ ફટે જો તુ લડકા હોવે તો સાપ દે દીધો આચાર્ય રધુવીરજી મહારાજ જાંગ ફટે જો તમે લડકા હોય તો રજુવીર રજુવીર રઘુવીરજી મહારાજ કે સ્વામી તમારો સાપ મને મસ્તક ઉપર છે આપ સાધુ છો જનસિજ્ઞ ત્યાગી છો પણ મારી એ હોય મારી એ કંઈક છે હું કંઈક તમને દુભવવા માટે કોઈ કહેતો નથી મારે તો આખા સત્સંગની મમતા છે તમારો સાપ મારા માથે લઉં છું આનંદ સામે માઠું લાગી ગયું વડતાલ છોડીને અમદાવાદ ખોટું જરાય નથી એમ સમજો બધું જ સારું છે આપણે ભરૂચનું પણ મંદિર મળ્યું જેતલપુરનું પણ મંદિર મળ્યું અમારા અહીંયા છોકરાઓ છે એ જેતલપુર સુધીની પદયાત્રા કરે છે સંતો પદયાત્રા કરે છે બધું જ આપણે સત્સંગ માટે ઉત્તમ છે જાણવાની ખાલી વાત છે કે આટલું હોવા છતાં અનુવૃતિ નારાજગી એવું બધું એમણે કીધેલું છે પણ એમાં આપણે બહુ હવે જવું નથી એક બીજો પ્રસંગ કહો પછી હવે હવે જાજુ નથી હવે થોડું છે અગતરાય પાસે ખોરાસા ગામ એમાં રાજાભાઈ આહિર બચ્ચા એ એને એ એક સત્સંગી અને ગામમાં બીજું કોઈ નહી એક ખાલી દુકાનદાર નાની હાટડી બાંધીને બેઠેલા એ ત્યાં રે એટલે કોઈ સાધુ આવેલી એને કીધેલું તમારે સાધુ ઉતારા પાણીની વ્યવસ્થા ચોરામ કરવાની અને સીધું સામાન મારે ઘરે આપવાનું એટલે હું તો વાડીયો હો એમાં સાધુ આવ્યા અને ઓલે વાણી કસે એમણે જઈને એના ઘરના અહીરાણી કીધું સાધુ આવ્યા છે તો સીધું સામાન આપો અને એ ઉકળી ગયા એને સાધુનો મહિમા ઓછો એટલે કે હું હાલી મેળ્યા છે આ તો રોજ નવરાજ આવે છે પોતાને ત્યાંથી સીધું સામાન આપ્યું ભગતે કીધું એટલે એને કેવા ગયા હતા ભગત સાંજે પાછા આવ્યા હતા ચોરા પાછે ગાડું નીકળ્યો ગોળીને સંતોષ જોયા પગે લાગ્યા બધું પછી એટલે વેપારી આટડી આવી એટલે પૂછ્યું સીધું સામાન મારે ઘેરથી આપ્યું તો કે ભગત સ્વયં રાખજો મેંકા કરતા નહીં મારા બાપ મારી આટલી વિનંતી રાખજો ભગત ને બધી વાત કરી ભગત મનમાં થઈ ગયું રાત મહેનત કરી અને ખરે ટાણે સાધુના કામ માં આવે તો ધૂળ પડી આપડી આ રાત મથવાની અરા હવે સંસારમાં માં રહેવું નથી પછી ટૂંકમાં વાત કરું છું બૈરા ગયા પિયર છોકરા સાથે લઈ અને પાછળથી ભગત સોનું ચાંદી રોકડ રૂકમ બધું જે હતું એનું પોટલું ત્રણ ચાર પાંચ નું વાળી આવ્યા ગઢડા અને પાડોશ ચાવી સોંપી બૈરા આવે મોટા કરે એ મારે વેચી નાખવું જોઈએ પણ મને દયા આવે છે કે બીજાનું મારે ન બગાડવું જોઈએ એટલે એ બધું એને આપ્યું છોકરા મોટા કરે એને કેજે મારી આશા મૂકી દે હું સાધુ થાવા ગઢડા જાઉં છું એ બધું સોંપી વ્યવસાય કરી રોકડ રકમ જે ચાર પાંચ હજાર હતી લઈ મહારાજ પાસે ગરડા આવ્યા પગમાં મૂકી દીધું દંડવતું મહારાજ ઘડી પર જોઈ ગુલાબ નું ફૂલ હુંગતા હુંગતા કેટલી તીવ્ર ઈચ્છા સાધુ થવાની કેવો વૈરાગ મહારાજ કે રાજાભાઈ હા સાધુ થવું છે અમે કઈ એમ કરવું છે અરે મહારાજ તમે ક્યો એમ કરવાનું હોય એમ તો પરોતભાઈ ના છોકરા નાના છે એનું ખેતીનું કામ કરવા જાઓ હોળ આખો હાથી આંખો હવે ઈ તો છોડીને આવ્યા સાધુ થવા આવ્યા ને એને પરોજ અને પાછી કઠણા ઈ ખોરાસાના અગતરાય બે બાજુ બાજુમાં ખેતરો સીમાડા દૂર દોર એના બૈરાઓ કામ કરે અને મહારાજાને કીધું કે ભાઈ જાઓ અગતરાય જાઓ પરોતભાઈ ને કામ કરો શેર લોટ ખાઈ પીને રેજો ખેતીનું કામ કરજો આ એવા અગતરાય પર વાત કરી અને ત્યાં ભાઈ ખેતીનું કામ કરે ખાલી બાજરા શેર લોટ લે એમાં મીઠાની કાંકરી નાખે ગોળીને પી જાય બીજું કશું જ નહીં મહારાજે કીધું શેર લોટ ખાઈને રેજો પછી એનો રોટલો નહીં બસ દોડી પી ખેતી કામ કરે હામે દૂર એના બૈના છોકરાઓ ખેતી કરે એના સંબંધો શરૂઆતમાં એવા તમે સાધુ થઈ ગયા હોય તો અમારે કાંઈ વાંધો નતો અમારે મોઢું દેખાડવા જેવું કઈ નહીં તમે અહીંયા ખેતી કરો પારકા ના હળ હાનું ફિટકાર લાગે છે મારી ભૂલ થઈ ગઈ હવે તમે પાછા આવો આ સારું નથી લાગતું આપડું ખેતરવાડી બધું પીડ્યું છે છોકરા નાના છે એને એનો બાપ સાંભરતો હોય મારા નામ જોવા મળ ડિગ્યો ને વિચાર કરો નહીં તમારે જરીક બૈરા કઈક તડફટ થઈ ગઈ હોય અને રિહાઈ ગયા હોય અને બૈરાવ થોડી પછી આવીને એમ કે હાલો ખબર છે રિહાણો છો હાલો ભજીયા કિરા બે દાણા ખાઈ લ્યો હાલ હવે તારો હાથ ક્યાં પાછો ઠેલવો આવીને તપ ને બેસી જાય મોઢું બતાડે ત્યાં પાણી પાણી થઈ જાય મરદ જેવો હોય તોય અને આ એના બૈરા રોવે કકળે વિલાપ કરે સામે ખેતી કામ કરતા દેખાય એક દોર ભાર પેઢ વૈરાગ દગ્યો નહીં બોલે જ નહીં ભજન કરે રાખે કંટાળી કંટાળી એક દિવસ નહીં એક વર્ષ નહીં ખેતીનું કામ કર્યું ઘરડા આવ્યા સાથે એમનો મેઘજી જુવાન છોકરો વીસ એકવીસ વર્ષ નો મહારાજ કે પરોતભાઈ આ છોકરો જુવાન થઈ ગયો હવે એટલે અમારા રાજા ભગત છૂટા કરો અરે મારાજા બગડી કરી દઉં તમારી આજ્ઞા હોય તો આવે નહી તો આવે જ નહીં ગયા રાજાભાઈને કીધું તમે વિચાર કરો કે આટલું કર્યું છે છતાં કોઈ કામ મૂકીને ઘરડે ઉત્સવમાં નથી આવ્યા એ માણસ ચૌદ ચૌદ વર્ષ સુધી આટલો ભક્તિવાળા આટલો વૈરાગ્ય પર્વતભાઈનું ખેતીનું કામ આવે ઉત્સવમાં આવે ને એ ત્યાં ડેફા તોડે કેટલું ગમતું મૂક્યું કેવાય ભાઈ આપણે એક ઉત્સવ હોય ને ઘડી કોક ને કહીએ પીરસવા રેજો આ પીરસવાને છે આ તમે કાઉન્ટર ઉપર રેજો આ કામ કરજો તોય ગપચી મારી જાય આ જરાક ટાઈમે આવજો આ બધું ધોન ભજન છે સાહેબી જાય તો પાંચ જણા જોય આપણે બધા હું મનગમતું મૂકી છે સાધુ બધા સૂચના આપીએ ગળા ફાટી જાય કોઈ આવે છે ટાઈમે આવી હવે ઈ તો કીધે રાખે આપડે કરતા એમ કરવાનું આમાં તંબુરા કલ્યાણ થાય કીધું એટલે કરવાનું જ હોય તમારે અગવડતા અતિશય હોય તો ન થાય બાકી તો સાવ ફ્રી હોય તોય ન ભજનમાં નહીં કથામાં નહીં ધૂનમાં ન કોઈ પ્રસંગ સ્વભાવ આપણને એમ થવું જોઈએ કે આ પ્રસંગ આપણો છે મારા ગુરુનો છે મારા ઈષ્ટદેવ આપણે સ્વભાવિક દેવાનું તાન હોવું જોઈએ એની જગ્યાએ ગપચુજ મારતા હોય આમાં ક્યાં જાય આમાં ચૌદ ચૌદ વર્ષ પછી હળે હાંકવાના નથી કઈ બાજરાના લોટે નથી પી ઉલટાના તમે આવો તો તમને મોતિયા લાડુ નાસ્તા કરાવે ઉલટાના ભાઈ બાપા કરે તોય બસ બૈરાના કયા કરે પણ સાધુના કયા ન કરે આ ધામમાં જાય ધડો લીધા જેવું છે કીધા ભેડો તો હાજર થઈ જવા જોઈએ તો કામ કેવાય તો સત્સંગ કિરો કેવાય બાકી તું ઘણા અક્ષર જાતા માયા તમને એ રો કશે રે માયા હું રોકે ઘરે બેઠા જઈ રોકે આ બધા કામ ધંધા એ જ બધા એ બધી માયા જ છે એ બધું હટ્યું હોય તો આવા બધા ના નમૂના છે ભાઈ આવા સેમ્પલ છે ચૌદ ચૌદ વર્ષ હળ હાંક્યા ઉત્સવ સમય દર્શન નો બધો કોઈ મોહ નહીં કેટલું ગમતું કેવાય ગજબ છે હળ હાંકવા ઉત્સવ સમયમાં જવું નહીં કોઈ ભગવાન સહજાનંદ સામે પ્રગટ હોય ગઢડામાં લીલા થતી હોય અને બધા સાંભળીને આવતા હોય દર્શન કરીને એ વાહ વાહ કરતા હોય આ બેઠા બેઠા સાંભળતા કોઈ બી મનમાં એમ ન થાય મને ક્યાં કાળે પાણીએ કાઢ્યો આપણે તેવું થાય અને કઈ નથી અને ચૌદ વર્ષે છૂટા કર્યા દોડીને મહારાજો રાખો પગ પકડી મહારાજ બોલો મહારાજ કે રાજાભાઈ શું ઈચ્છા છે બસ મારા સાદુ થવા આવ્યો હતો અને આપે મને જે કહ્યું તે કર્યું મહારાજ કે રાજાભાઈ સાધુ થવું છે કે અમે કઈ એમ કરવું છે અરે મહારાજ તમે કયો એમ કરવાનું છો મારે સાધુ થવું તો જ કલ્યાણ થાય એવું થોડું છે તમે કયો એમ તો જો બે ઓપ્શન છે તમારે સાધુ થવું છે કે ધામમાં જવું છે મહારાજ મરવું કોઈ ને ન લાગે આગળ વિમાન લઈને તેડવા આવે અને પછી એમ કે હાલો જો આ કથા સાંભળી છે તો હવે તમે જેવા છો અમારે અક્ષરધામમાં લઈ જાઓ તો એમ કે આમ લ્યો ને મેમનગર મેમનગર માં ઉતારતા થાય એ વિમાનમાં સફર એ કરી લે ટિકિટ વગર અને ઘરે ઉતરી પાસે આવીને પગમાં રોતા સ્વામી મહારાજ પ્રાર્થના કરો કોળીયો ખીચડી ખાતો થઈ જાઉં હવે તારે ખીચડી ખાઈ ને છે ક્યાં પણ મરવું નથી કોઈ ગમતું અરે મહારાજ ધામમાં મોકલી દે તો ધામ મારે તો બહુ બે હાથમાં મારે લાડુ છે રાજાભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધ્યાન કર્યું અક્ષરવાસી થઈ ગયા દેહ મૂકી ને મહારાજ ધામમાં તેડી ગયા રાજાભાઈ અક્ષરધામમાં ચાલ્યા ગયા આવા ભક્તો પર મહારાજ કે અમને વગર કરે સંપ્રદાય નો જે સિદ્ધાંત સહજાનંદ સ્વામીની જે રૂચિ એમાં ફોલો થઈ સમર્પિત થઈ અનુવૃતિમાં રહેવું એ તો સમર્થ થયા પછી પણ બહુ કઠણ છે અને જે કરી જાય એના ઉપર સહજાનંદ સ્વામી ના ચાર હાથ થાય છે એવું આ વચનામ્રત છે मे ईर्षाणु न गे एट संहार एक नकड़ी बात आने पी पूरी दूच छू एक साधो भिक्षा मगवा निकल त्या एक जन आने पग में पड़ी महाराज हूं ध्यान करू भजन करू ઘણી કથા વાર્તા સાંભળો ઘણું બધું વ્રત તપ ધપ કર્યા પણ આમ ભગવાનને માર્ગે ગતિ થતી નથી ભગવાન ઓરો થતો એવું લાગતું નથી અને મને પ્રોગ્રેસ પ્રગતિ થતી નથી આનું શું કરવું સાધુ કે ભાઈ તારો જવાબ છે ને શાંતિથી આપવા જેવો છે હવે આ મારે અહીંયા હું બેઠો છું જાળવા નીચે થોડી હવે મારે થાક ખાય અને મારો આશ્રમ પહાડ ઉપર છે ઝુંપડું છે ત્યાં જાઉં અને તું ત્યાં આવશ્ન નું સમાધાન કરી દઉં તો કે બઉ સારું તો હાલો આપણે ડુંગર ઉપર ઝુંપડું છે પોટલી છે ને એ તું ઉપાડી લે એટલે મારે એ પહોંચી જાય ને તારું પછી કામ થઈ જાય હાલે લઈ લઉં મંગ મારા સાધુ સેવા ક્યાંથી પાંચ છ પોટલીઓ મારે ખભેર નીકળી અને સાધુ અને ઓલા બે હાઈના પહાડ મીંડા ચડવા પણ ઓલો વિચારે કઈ પોટલી નાની નાની અને થોડા ડગલા પહાડ નું ટ્રેક કરવાનું મેળા પિંડિયું કડવા મેળું શરીર ફાટવા સાધુ તો સડસડા જાય એટલે સાધુ વારે વારે કે ચલો ભાઈ ચલો ઝડપ રાખો તેજી છે ચલો તેજી અરે મહારાજ કેમ તેજી છે ચલેજન ઉપડતો નથી અરે ચલો મેળવી દીધું છે એ મારું કામ નથી લાગતું વજન પડે છે એટલે નથી ચાલી શકતા તો આ ઝાડ નીચે પોટલા મૂકી દો પછી તો આ મૂકી દો સંભાળીને મૂકી દો મૂકી દીધા હવે અરે હવે તો ફોરો થઈ ગયો હવે તમારે હારો મોર નીકળી જાવ એમ હાય લવે પાછા કેમ ત્યાં તારા પ્રશ્ન નું સમાધાન છે પોટલી છે સાધુ કે આ પોટલા જ્યાં સુધી છે ત્યાં સુધી ભગવાન નો માર્ગ છે ભગવાન પાસે નહીં પહોંચાય પ્રગતિ નહીં થાય અને ભગવાન પાસે નહીં રેવાય સહ તેને એ લભ્ય ભગવાન કહે છે કે આ મને કન્યા પસંદ છે એ જ ભગવાન નો ભક્ત ભગવાનને પામે છે પણ કેવો આ વચરા મર કે છે અરીસો છે આમાં જોવો જોઈએ એને તમે લાયક છો એટલે જેમાં क्रोधी ईर्षाणु कपटी माव न हो पंचवर्तमान बराबर हो सत्संग मर्यादा प्रमाणा सत्पुरुष भगवानी अनुवृत्ति प्रमाण जो रहते हो भगवान ने पा दोष ने ओखीए और सुधारवा भगवानी अनुवृत्ति में रहने अपन ने भगवान सूज आपे बल आपे एवं प्रार्थना साथ वीरमू छू सहजानंद स्वामी महाराज